Bye. સહજાનંદ રસ અનુપમ સારો ગાય નિગમ નેગલ ચરણે નખશિક પ્રેમ સખી નાથ રહો ઉર મા O oh, Sahaja Nandara Saru सरोप अनुपम सार लोल जेने भजता छुटे फंद करे पार स्वामी ना थी भजन स्मरण थी प्रेमानंद स्वामी कहे भव फंद छूटे ना जन्ममरण बदा ना बंधन छूट जाए काल कर्म त्रोट बंधन माया नंधन कर्म न बंधन कई रीते आश्चर्यारी रीते छूटे ये आगे प्रवचनों में साबल तीजु बंधन है ये शानून शाना नंधन है काल नंधन आगे प्रवचन में क्यूँ हो तो याद रहो मनन करता क्यू बंधन कांधन छ तो मैं नीजू कर्म नीजू आ त्रन बंधन है जीवन काल छे येना बे अर्थ आपना मन में का समय टाइम बीजो अर्थ है मृत्यु डेथ संहारक तत्व एक काल भगवानी शक्ति है इन शक्ति हो ये शक्ति मान ने आधीन हो ने ले ये भगवान ने आधीन का पुरुषोत्तम नारायण पर चालत नहीं तो भगवान दिव्य धाम में पोता मुक्त निशा थे। सदाए सोल वर्षोर अवस्था में बिराजमान कारण के गति जो काल गति हो ए, तो युवान थे वृद्ध थायश पान पुरुषोत्तम नारायण दिव्य धाम में सदाए सोल वर्ष किशोर अवस्था मुक्त अवस्था नारायण सिवाय ज्या मू कार्य शुरू थे एट्ल के समग्र ब्रह्मांडों चौदह लोक सहित पूर्व ए ब्रह्मांड एमंत जीव प्राणियों देवों वगैरह बदाज एम स्था जड़ पदार्थ चेतन प्राणी बदाज का नी असर नीचे बदा ने काल असर करे समय आए तेरे सर्जन थाय समय आए तेरे जन्म थाय समय पूरा थाय मृत्यु थे नाश पमी जाए अने, जन्मने मृत्यु जे जीवन छे ये काल साथे चाल सारा देश काल हो प्रमाण सुख मे खराब देशकाल काल हो तो दुख मे आधा जीवों पर कालर की बात छे, थी पारायण है ये काल की पर दिव्य दिव्यधाम तो काल की पर है जरा पर पुरुषोत्तम नारायण पृथ्वी पर जय अवतार धारण करे ते काल कर्मनी असर नीचे नहीं आता कर्म ने काल आधीन थी, थी न भगवान नो अवतार नहीं थत स्वतंत्र निज इच्छा निर्मित पोता इच्छा थी आच्छा थी चाल जाए અને પૃથ્વી ઉપર હોય ત્યારે બાળક હોય યુવાન થાય વૃદ્ધ થાય એ બધા ભાવ દેખાડે પણ એ પણ પોતાની સ્વતંત્ર શક્તિથી દેખાડે છે કાળનું જોર ચાલતું નથી પણ બધા જીવોને એમ લાગે કે જો ભગવાન પણ યુવાન થયા હવે વૃદ્ધ થયા પણ એ કાળની ગતિથી નહીં ભગવાનની ઈચ્છા છે એ ઈચ્છે તો એવાને ધનાળા ગામ છે ત્યાં અણદાભાઈ સુથાર હતા શ્રીજી મહારાજ કરુણા કરીને સામેથી સાવ એકલા જઈને એની સુથારની જે કોયડ હોય એટલે દુકાન ત્યાં જઈને બેઠ પેલા રામ ઉપાસી હતા આવકાર આપ્યો આસન આપ્યું બેઠા સામેથી જમવાનું માગ્યું પેલા ભાવિક હતો જમાયડા ત્યાં સુથાની કોયડમાં જમવામાં શું રોટલો ને એવું બધું હોય સાદું પછી શ્રીજી મહારાજે એમને ઉપદેશ આપ્યો જીવનું કલ્યાણ કેમ થાય જીવએ કેમ રહેવું જોઈએ આચરણ કેવું રાખવું જોઈએ સત્સંગ કોને કહેવાય કુસંગ કોને કહેવાય એ બધું સમજાય અને દવાઈ સુથાવીને બહુ સારું લાગ્યું નામ તો સાંભળ્યું હતું કે ભગવાન સ્વામિનારાયણ કહેવાય છે પણ સામે ચાલી નામ આવે એવી તો કોઈ કલ્પના હોય નહીં સરસ વાતો ગમી એનો કુસંગ સામેથી ભગવાન તો અંતરિયાની છે એટલે જે અંતર બાહ્ય કુસંગો હતા એની પણ વાતો કરી અને કુસંગ છોડાયો મહારાજ પછી ચાલી ગયા પણ ગુણ બહુ એ કે આવી કલ્યાણની વાત કોણ કરે પણ ભગવાન પણ નિશ્ચય ન થયો રામ ઉપાસિત હતા જ પણ એટલું થઈ ગયું કે સામે ચાલીને આવ્યા મને મોક્ષની કલ્યાણની વાત કરી અદભુત કેવું પડે એમ એ શું એની ઉપદેશની વાણી શું બોલે ફૂલ જરે શું એમનું મૂર્તિ દર્શન ભગવાનમાં અલૌકિકતા તો હોય જ ગુણ આવ્યો એટલે શું કરે એ રામની માળા કરતા હતા ને અર્ધી માળા રામની કરે અર્ધી સ્વામી નારાયણ ની કરે વચમાં આવી રૂબોર્યું એટલે અડધી માળા રામ રામ કરે ને અર્ધી માળા સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરે આમ ઘણો વખત આવ્યું એના બાપુજી નું નામ વલ્લભજી સુથાર હવે એ ઘણી સાંભળે કે ભગવાન સ્વામિનારાયણ કહેવાય છે ને બહુ લોકો બહુ જ માને છે ને ભજે છે ને પૂજે છે ચારે બાજુ ગુણ ગવાય છે આપણે થોડા દૂર છે પણ એકવાર ગઢડા જવું તો છે એ બાપાને થયા કરે તે પછી બહુ ઈચ્છા થઈ ગઈ એટલે એના દીકરાને કીધું હણબા મને ગઢડા લઈ જાય ને મારે એકવાર સ્વામિનારાયણના દર્શન કરવા છે ત્યારે તો મારે ત્યાં આપણે કોઈ સામેથી આવ્યા તો મને બોલાવી જવો જોઈએ ને મને શું ખબર તમારી ઈચ્છા છે બહુ આગ્રહ કર્યો અને સમજાવ્યું કે ભાઈ શ્રવણે તો ખભે ઉપાડીને ચાર ધામની યાત્રા એના બાપને કરાવી હતી આંધળામાં બાપ હું દેખતો છું ચાર ધામ ના કરાવત કાંઈ ગઢડા તો લઈ જા લઈ આવ્યા ગઢડા શ્રીજી મહારાજ દાદાના દરબારમાં બેઠા એ છે વલ્લભજી સુતારા આવીને બેઠા જો મારે વાત સમજાવી છે જુદી કે ભગવાનના સ્વરૂપમાં પૃથ્વી ઉપર પધારે તો પણ કાળની ગતિ હોતી નથી બતાવે પણ જે છે એ સ્વતંત્ર ઈચ્છાથી બતાવે વલ્લભજી સુતારા આવી અને દર્શન કર્યા શ્રીજી મહારાજ એને નેવું વર્ષના ડોસા દેખાડા તો ભાભો આમાં જોઈ જ રાખે કે આવો જ કઈ ભગવાન ગઈઢો હોતો છે ને વર્ષના બુધા વાઘ નેણ બેન બધું દોડું બોળું થઈ ગયું હતું દાંત પાંચ નીકળી ગયેલા ને સાવ નેવું વર્ષના તે વલ્લભ છે કે ક્યાં આવી ભરાણા બહુ સાંભળ્યું પણ આ તો ડોહલો છે કોઈ મારા એ શું આમાં ઊભા થઈ ગયા પગે લાગીને અણબા ને કે દીકરા તો હાલો ઘર ભેગા અરે પણ મોટે ઉપાડે આવ્યા ને રોકાવોટા ભરાઈ ગયા છે હાલો સાંભળી લીધું બધું પૂરું થઈ ગયું ચાલો ઘરે જવું છે પણ થાક્યા છે કાલે જાય છું તો રહ્યું સારું પછી બપોર પછી સભા થાય એટલે બપોરે પાછા દર્શને સભામાં આવીને બેસીને શું કરે લોલો ત્યાં જઈને બેસી તો શ્રીજી મહારાજ એને પચાસ વરસ ના લાગ્યા ઓલો ડોહો ચકળવકડ જોવે કે માળું સવારે આવ્યા તો નેવ વર્ષના દાંતે નહીં એકે વાળ કાળો નહીં અને આ પચાસ વરસ થઈ ગયા છે તો કઈક ખરું પણ આમાં સુખ ન આવે આવું ભગવાન ના હોય એમ એટલે જવાનું તો નક્કી જ હજી સવારે તૈયાર થઈને લબા ચાલીને હાલતા થયા ત્યારે દિવ્ય સોળ વર્ષની સુંદર અવસ્થા જયારે હજી એક વર્ષ પહેલાની નીલકંઠવરની રૂપની એવી સોળ વર્ષની કિશોર અવસ્થા એવા નવકંજ લોચન એવા સુંદર ભાભો જોઈએ જ રહ્યો આ આ હા અને એવા સુખના ધોધ છૂટ્યા હા ભગવાન સાચો દોરને પગ પકડી લીધા મહારાજ વેલો યોગ્ય હોત તો ચૂકી જ લે મારા બાપા હવે મને શરણે લ્યો મને સત્સંગી કરો તમારો બસ હવે તો તમારું જ ભજન કરવું છે મહારાજ કેટલા હો એમને વર્તમાન ધરાવ્યા કંઠી પહેરાવી સત્સંગી થયા મહારાજ કીધું કે સાધુ પાસે રીત થોડી સમજી લેજો એ બધું સમજ્યા થોડું રોકાણ પણ બાપાની મૂર્તિ ગરી ગઈ સોળ વર્ષની સુંદર કિશોર અવસ્થા આખી સભા તો બીજી જ દેખતા છે ચાલીસ પિસ્તાલીસની આસપાસ ઉંમર જે મારા બતાવતા છે પણ એ વલ્લભજી સુતારને સોળ વર્ષની સુંદર કલ્પના કરો તો ગદગદગીયા થાય એવું સ્વરૂપ સુંદર દેખાય પણ બાબો તો બસ ઓહો ઓ હો હો ઓહો ક્યાંક કરે અને સ્વામિનારાયણ સ્વામિનારાયણ અણદા વિચાર કર્યા કરે બાપા તમે તો ગાંડા જેવા થઈ ગયા તો કે તને વાત ન થાય શું મને દર્શન થયું છે પણ તમે કાયલ તો રાયડું પાડતા હતા તો કાયલની વાત જુદી ને આજની વાત જુદો કાયલ નો વલ્લભો ને આજનો વલ્લભો અને એવો ભજન નો તાન લાગ્યું આખે રસ્તે પછી તો ચાલ્યા ઘરે વચ્ચે ધમાસણ ગામ આવે ત્યાં એની દીકરી વરાવેલી પરણાવેલી એટલે અણદા બેન અને આ બાપાની દીકરી ત્યાં આવ્યા દીકરી ને મળતા જાય ભાઈ નહીં હોય બેનને મળતા જાય વચ્ચે છે એટલે છે જે આવ્યા તો એમનો દીકરો એટલે દીકરીનો દીકરો એનો ભાઈ નાનો ભાઈ એટલે ભાણો થાય એટલે ભાણાએ મામાને બાપાને આગતા સ્વાગતા કરી ઢોલિયા ઢાળી દીધા બેસાડ્યા ખૂબ સરભરા કરી આવતા હોય તરત હાથ પગ દોડાવ્યા પાણી પીવડાવ્યું પણ તરત કીધું કે મામા અચાનક કામ ક્યાંથી આ ટપકી પીડ્યા ન કાગળ પત્ર ત્યારે તો બધું એવું લખીએ કઈ દૂર થી હોય તો આવવાનું છે આ ક્યાંથી આવી પીયા તો કે બાપા ને ઈચ્છા બહુ હતી ગઢડા સ્વામિનારાયણ ભગવાન દર્શન કરવા જવા છે તો પછી હું એમને લઈ ગયો હતો ગઢડા બાપા એ તો બસ જો રેડ લાગી ગઈ છે જો તે ચાંદલો નાથમાં માળા સ્વામિનારાયણ સ્વામી જ્યાં તારી અરે વાતો ક્યાં કરે બસ એ તો સ્વામિનારાયણ એ કઈ બોલતા જ નથી બીજું અન્ય પાત ઉપડી ગયું એવું થઈ ગયું છે હા સ્વામિનારાયણ હું કઈ વાત કરું તો કે સ્વામિનારાયણ વાત કઈ સાંભળે નહી બસ બહુ સારું કેવાય મામો બધા ભાણો કે મામા બહુ સારું કેવાય કરવા જેવું તો હા એ તો કરવા જેવું તો જ છે પણ એટલે મામાનો અવાજ સુર ધીમો જોયો કે એમને હજી કઈ ભાવ નથી પણ બાપા તો રંગાઈ ગયા છે એ વાત ચોક્કસ પણ ભાણો રંગાઈ ગયેલો એ મામાને ખબર નહી તો એનાથી વધે એવો એટલે કીધું જો મામા હું છે ને હું એકવાર ગઢડા મને હતું કે મારે સ્વામિનારાયણના દર્શન કરવા તે પછી હું અમદાવાદ ગયેલો તે અમદાવાદ કાંકરિયા ને કાંઠે ઢોલિયા ઉપર બેઠેલા એ વખતે હું જય ચીડ્યું પણ બાપા શું મામા એ શું મૂર્તિ મને જોતા વેદ જાણે લોહ ચુંબકમાં લોખંડ ખેંચાય એ મારી સર્વાંગી ઇન્દ્રિયો અંતરણ ખેંચાઈ ગયું આ મામા હું તમને મારી વાત કરું છું સાંભળજો તો અણદો તો જોયે જ રાખે વલ્લભજી બાપા તો જેમ સાંભળે એમ રૂવાડા ઉભા થાય હે દારૂ પી ગયો વધારે પીવડાવો એના જ ઉધ્યું એટલે કે મામા એ કાંકરિયા પછી એ ઢોલિયા પર પ્રભુ બેઠા હતા સહજાનંદ સ્વામી એને હું દર્શન કર્યા હું તો એ મૂર્તિમાં લોભાઈ ગયો પણ મારે હું મોડો પીળ્યો એમની કાંકરિયા અમદાવાદની છેલ્લી સભા હતી અને એમને ગઢપુર જવું હતું એટલે તરત જ ઘોડા આવ્યા અને ઘોડા ઉપર સ્વાર થઈને સહજાનંદ સ્વામી પોતાના હાથે પાક બાંધી આ મામા મને હજી એમને દેખાય છે ઓકે એ હાથે પાક બાંધી આમ નાખીને તરત છોગલા પાડ્યા અને છડી લઈ મોજડી પહેરી અને ઘોડા ઉપર છલાંગ મારી અને સવાર થઈ અને ચાલતા થયા હું તો એટલો બધો પેલો થઈ ગયો હતો ને કે પાછળ પાછળ હાઈ લો જે શ્રીજી મહારાજ વારે વારે આમ જોવે છોકરો કે અહીં કેમ આવે એટલે આગળ આગળ હાલા એટલે પછી થોડી થઈ એટલે મને સહજાનંદ સ્વામી કે એ છોકરા વેદા વેડા વેદા આવે હું કાંઈ સાંભળું જ નહીં મામા એવું મને મૂર્તિમાં આકર્ષણ થઈ ગયું કે હું પાછળ પાછળ ચાલું અને મારા જ ઉપર એમ વળી પાછું થાય એ છોકરા વયો જાય વળવું નહીં મારે વળવું ઘણું હોય પણ પાછું વળાય નહીં પછી ત્રીજી વાણે એમણે ઘોડો ઊભો રાખ્યો અને કીધું છોકરા તને કીધું ને વયો જા બહુ એવું હોય ને તો છ મહિના પછી ગરડા આવીને મળજે પણ અત્યારે વયો જા એટલે પછી ઊભો રહી જાઉં દૂર સુધી એ વડેશવાર સજાનંદ પ્રભુને નિરપતર્યો પછી ઘરે આવ્યો છ મહિને હું ગઢડા ગયો હ મામા સાંભળો છો હા સાંભળું છું તમે સાંભળો છો ને પછી છ મહિને હું ગઢડા ગયો તો ત્યાં મને આવકાર આપ્યો અને ઉતારાની ભલામણ કરી મને એક ઉતારો આપ્યો તો હું ત્યાં ઉતરો ને પછી જમવાનું બનાવવાનું હોય તો હું સાથે લાવ્યો હતો અજાણ્યા દેશમાં ગયા હોય એટલે મારી સાથે ખીચડી અને લાપસી બનાવવાનું એ બધું હતું એટલે મેં ચૂલો માંડી અને ખીચડી ઓરી અને આંદર મૂકીને એમાં મેં આ કંસાર લાપસી ઓરી ને હમણાં ચડસી રાહ ત્યાં જ્યાં સહજાનંદ સ્વામી આવ્યા અને બારશાકમાં આમ પગ દઈને ઉભા રહ્યા અને મેં આમ ફરીને જોયું પણ મામા ચતુર્ભુજ રૂપ હું તો જોઈ રહ્યો મેં કોઈ દ્વિભુજ હતા ચતુર્ભુજ થઈ ગયા એકદમ મેં તો ફગફકડી લીધા અને હું તો જોઈ જ રહ્યો પણ મામા પછી તો એ પાછા થયા તો હું એની પાછળ પાછળ જઈ લો એ તો સીધા દાદાના દરબારમાં ગયા ત્યાં જઈને ઢોલિયા પર બેઠા તો હું સભા હતી સભામાં બેસી ગયો અને સહાનંદ સ્વામી તો માં વાતો કરવા એ તો ઘણી સુધી સભા ચાલી અને એવી સુંદર સુંદર વાતો કરે ભાઈ સાંભળે જ રાખીએ સાંભળે જ રાખીએ આપણે ઉઠવાનું મન જ ન થાય કોઈ દુનિયા સાંભળે જ નહીં એવી રીતે સભા પૂરી થઈ અને પછી બધાએ ઉઠવા માંડ્યા એટલે પછી હું ઉઠ્યો મેં કે હાલો હવે ઉતારે જાય ઉતારે આવ્યો બે ત્રણ કલાકે ત્યાં તો હું ગાડી ત્યાં તો ખીચડીને લાપસી બે કોલ છો બોલીને રાગ થઈ ગયો પણ મને આનંદ બહુ આવ્યો કે ભલે હું બળી ગયું જન્મ જન્મ ખાધું જ છે ને પણ આવી વાતો ને આવું દર્શન એ મામા ક્યાંથી એટલે મને આમ હળખમાય નહીં બહુ લાભ મળી ગયો જો અહીંયા ના આવ્યા હોત ને હું રાંધવા રહી ગયો તો આવી વાતો ને આવી દર્શન એ રહી જતો એટલે હું તો આનંદમાં આનંદમાં પછી મેળો બધો સામાન બધો ભેળો કરી નાખવા સરખું મીંડો કરો ત્યાં ત્યાં પાછા આવ્યા સ્વામિનારાયણ ભાઈ મે જોયું અરે મહારાજ તમે આવ્યા તો કે કેમ આ બધા લબાચા બધા ભેળા કરો તો જમી મેં બહુ દાંત કાઢ્યા કોલસો થઈ ગઈ અને કોલસો થઈ ગયો છે આપણે ચૂલે મુક્યું રાંધવા મૂક્યું બળી થોડું અરે કોલસો થઈ ગયો નાના ના ઉગાડો ઉગાડ્યું ને મામા ત્યાં માખણ જેવી ખીચડી ને ફૂલ જેવો કંસાર તૈયાર હતો એ મેં કીધું માળું આ કેમ થઈ ગયું પછી મને સહેજાન સામી એટલું એક પગ ઉંદરામાં એક બાદ મને એટલું બોલ્યા પછી એને શું કર્યું પાછું ન જવાયું પછી હું નિરાતે જીમો પણ મને થઈ ગયો કે હવે આ સિવાય બીજું દુનિયામાં કાંઈ જોઈતું નથી પછી નિરાતે જીમો પાછો સાંજે મેળ્યો અને હું તો એમનો આશ્રિત થયો તે દિવસની મામા મને રટ લાગી છે શું સ્વામિનારાયણ તો કે હા મામા આમાં તલ ભારે જો ખોટું બોલતો મેળવો તો મને ઓગણોતેરા કાળ નું પાપ લાગે એટલે અણદા કે ભાણા તારે શું સ્વાર્થ છે તારે પગે પડું છું તું મને કંઠી બાંધ અને એમ ભાણા પાસેથી કંઠી પહેરીને મામો સત્સંગી થયા અને ત્યાંથી સીધા ઘરે ગયા પણ એવો તોડ ચડી ગયો એને સ્વામિનારાયણ સ્વામિનારાયણ અરે ધનાળા ગામ પાછા આવ્યા બાપા તો આમ એ અવસ્થાએ તો આમ ઉપર ચડી ગયા હતા સાવ અને પછી આમને એવો રંગ લાગ્યો કે જે આવે ને ભેળા કરીને આ પછી અણડા સુથાર ભગવાન સ્વામિનારાયણની વાતું કરે એ ગામમાં બધાને ઠીક પીડ્યું નહીં એ બહુ હેરાન કર્યા પણ આ ભગત મોડા પડે તે પછી ધનાળા ગામ છોડી દીધું ભગવાન સ્વામીનારાયણ આમ છે એનું આમ છે મારા બાપા નામ થયું મારા બાણા નામ થયું ને પછી એમને કેટલી અંતર ને કેટલી અનુભૂતિ સજાનંદ સ્વામી તો પછી પ્રગટ એ છૂટું મૂક્યા એટલે બાપા એમાં તો પછી શું છે મચ્છુદેમ પીટ્યો એવું થાય એટલે એવા એ સોસવાઈમાં એવું શરૂ કર્યું તો ત્યાંય લોકોના એવા હતા એ બધા બહુ વિરોધ કર્યો ગામના ઘણાને ગમતું હોય પણ અમુક હોય તો ખરો ને પાછર લોકોએ પણ હેરાન તો કરે એટલે સોસવાય કે રાખવા તમારી પાસે એ પછી ત્યાંથી માલણ ગામ ગયા એ માલણ ગામ જઈને રહ્યા ત્યાંય એવું શરૂ કર્યું તો એ લોકોએ વિરોધ કર્યો તો કે રાખો ગામ તમારી પાસે પછી ઘાંટીલા આવીને રહ્યા કહેવાનું શું સત્સંગને ને સત્સંગ પ્રચારને માટે ત્રણ ત્રણ ગામ છોડી દીધા પણ સત્સંગ અને સત્સંગ પ્રચાર છોડ્યો નહીં આવા બળિયા એ ઘના અણદા સુથાર ને વલ્લભજી સુથાર થયા આ આખું ચરિત્ર તો મોજ આવી એટલે કહી દીધું પણ મૂળ વાત શું છે ભગવાનમાં અવસ્થા સ્વતંત્ર હોય છે કાળની ગતિ હોતી નથી હવે આપણે આટલી માંડણી પછી વાત એ કરવાની છે કે જે ભગવાન સહજાનંદ સ્વામી પોતે કાળથી પર છે એ તો સ્વાભાવિક છે પણ એને ભજીને પ્રેમાનંદ સ્વામી કહે છે કે જેને ભજતા છૂટે કાળના કર્મના માયાના બંધન ભજન કરનારાને છૂટી જાય છે એ આપણે સમજવાનું છે જુઓ કોઈ પણ જીવ પ્રાણી જન્મ થાય તો એના કર્મ અને કાળ એટલે સમય બે ભેળા થાય ત્યારે થાય એ વગર કોઈ ફળ ના મળે અમદાવાદ કોઈ વ્યક્તિ મહિનામાં દસ વાર આવીને જતી રે એનું મોત ત્યાં લખ્યું હોય પરંતુ જ્યાં સુધી એનો કાળ પાકે નહીં ત્યાં સુધી અમદાવાદમાં મરે નહીં ભલે ને વાર મહિનામાં આવીને જતો રે પણ એનો કાળ પાકે તો તરત ડબ દઈ મરી જાય વાત પૂરી થઈ છે એ તો સ્વાભાવિક નિયમ છે ભાઈ હમ હવે તમે સાંભળો ઉના પાસે ટીમ્બી ગામ છે ત્યાં આપણા ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજના ગુરુ પુરાણી ગોપીનાથ દાદી સ્વામી એ આવ્યા રોકાયા એક સાંજનો સમય છે બેઠા હશે ગામમાં આગેવાન રતન શેઠ એ બેઠા હશે થોડા હરિભક્તો બેઠા હશે તો કોઈએ કીધું કે સ્વામી આ રતનજી શેઠને કોઈ વંશ નથી સંતાન કોઈ નથી સ્વામી આમ જોઈને કહે હનુમાનજી ગણપતિ પધરાવવાના બાકી છે તો જો રતનજી શેઠ પધરાવી દે તો બે દીકરા એક હનુમાનજી આપે એક ગણપતિ આપે શ્રીજી મહારાજ ની ઈચ્છાથી બે દીકરા થાય રતનજી શેઠ છે ને એ બહુ આમ તાર્કિક બુદ્ધિ હતા ઘણા હોય ને દરેક વાત ના તર્ક કરે આવી ભલાઈ ની વાત કરી તો રતનજી શેઠે સ્વામીને મોઢા મોઢ કહી દીધું એક તો વાણિયા એટલે એમ થાય કે અમારે જેવા કોઈ નહી આગેવાન હોય એટલે એમ થાય કે આપણે કોનો બીક આપણે સાધુ નહીં દબડાવી આ તો એવું ને બધું આગેવાન કોણ જોઈએ બસ એટલે પછી રતનજી શેઠ કે પણ સ્વામી તમે કયો છો દીકરો થવાનો હોય થાય અમને શું ખબર પડે કે હનુમાનજી આપ્યો છે કે ગણપતિ આપ્યો છે આવું કોઈ બોલે સાધુ ની અને એ વખત ના એવા પહોંચેલા સાધુને એમ કેવાય કે થાતો થાય તો થઈ જાય પછી અમને શું ખબર પડે હનુમાનજી આપ્યો ગણપતિ ગોપીનાથજી સ્વામી કે શેઠ સાંભળો જો કાળી ચૌદશ કાળી ચૌદશ એટલે આસો વધી ચૌદશ એ દિવસે જો દીકરાનો જન્મ થાય તો માનજી હનુમાનજી આપ્યો છે અને પાછું શ્યામ વરણ અને ધીંગું શરીર હોય તો માનજ હનુમાનજી આપ્યો છે દિવસ આપી દે અને ગણેશ ચતુર્થી એટલે ભાદરવા સુધી ચોથને દિવસે તારે કે દીકરાનો જન્મ થાય ને ગૌરવર્ણ હોય ઊંચાઈ થોડી વધુ હોય તો એમ સમજે ગણપતિ એ આપ્યો છે અને બે ત્રણ દિવસ રહીને સ્વામીવી આઈ ગયા સંકલ્પ કર્યો કે હું માંજી ગણપતિ પધરાવીશ સાર એ જ વર્ષે કાલી ચૌદશ ને દિવસે એને ત્યાં દીકરાનો જન્મ થયો શ્યામ વર્ણ ધીંગ શરીર નામ પડ્યું મોહનભાઈ ત્રીજે વર્ષે દીકરાનો જન્મ થયો ભાદરવા વધી ચોથને દિવસ ગૌર વર્ણ થોડુંક લાંબુ નાક સરસ મજાની ફાંડ આ ગણપતિ જેવું જ તમને લાગે એમનું નામ પડ્યું હરગોવિંદભાઈ આ બે જણાના મેં દર્શન ટીંબી મંદિરમાં કર્યા બે ના એ કાળી ટોપી મોહન પાપા પહેરતા એ સરદુવિંદિર બેઠા અને મેં દર્શન કર્યા કોઈ ઉધારાની વાત છે મારે તમને એ કેવું છે કે તમે અનેક ઇતિહાસ ખોળી આવો કોઈ સાધુ એ ડેટ હોય એવો મને પ્રસંગ કેજો આ કાળના ઉપર ગતિ કરે છે ને કેમ આમ થાય તમે વિચાર તો કરો આ થોડુંક સિજેરિયન કરવાનું છે ના હું આજની ભાષામાં કહું છું કુદરતી રીતે અને એમ તારીખ આપી દેવી અને પાછું ગૌર શરીર લાંબુ નાથ ધીંગું શરીર શ્યામ વર્ણ અને જો અને પાછો જોનારો તમારી સામે બેઠો છું બેને જોનારો હું તમારી સામે બેઠો છું અને પાછું એ જ પરંપરા નો છો ગુણા ગોપીનાથજી સામી શાસ્ત્રીજી મહારાજ આપણે ઉધારાની વાત થોડી છે ભાઈ હું સરસ કાળ પર ગતિ કરે એવા સાધુઓ કેમ જેને ભજતા છૂટે કરે ભાવ કેવો પ્રતાપ છે ભાઈ આ તો પ્રતાપ ની જ વાતો કરવાની છે અવાંતર લગતી જ વાત છે પછી ચાર વર્ષે પુરાણી ગોપીનાથ સ્વામી આવ્યા રસવાળો પ્રસંગ છે ગણપતિ હનુમાનજી પધરાવી સ્વામી ધીરેજ ધારી વર્ષ કે શેઠ તો થયું ને સાચું હા બાપા જોન બે છોકરા વર્તમાન ધરાવો આશીર્વાદ આપો સ્વામી બધું પછી ગાંધી હવે આપણે ગણપતિ હનુમાજી પથરા ધામધૂમથી કમ તમારે કરો એટલે સ્વામી પોતે ચાલ્યા ગામની બાય સરસ મજાના જોયા પથરા સારા મજાના હોય ત્યાં જોયું પછી પથ્થર મોટા મોટો કઢાયો કે આમાંથી આપણે હનુમાનજી કે ગણપતિ કરશું કાઢો પથરા એ પથ્થરો કાઢીને જેઓ ગાડામાં ચડાવ વાગ્યા સ્વામી હારી જ રહીએ ત્યાં પથ્થર કોણ જાણે લઈ ગયો અને બે ટુકડા થઈ સ્વામીને થઈ ગયું કે આ કોઈ દિવસ થાય આવું મેં ઘણા સત્કર મોક્યા છે આમ થાય નહીં પણ સારું દિવસે કઢાવ્યો ગાડામાં બળદના પગ લપસ્યા બળદને વાગી ગયું અને ગાડા ધરો ભાંગી ગયો અને સ્વામીને થઈ ગયો રતનસિંહ શેઠના પેટના પાપેટમાં પાપ જ છે નથી પણ એ સ્વામી અકળાઈ ગયા મારે હનુમાન ગણપતિ પધરાવા જ નથી આ રતનિયાનું પેટનું પાપ છે મારો કુળને કપટી છે મારે ટીંબીમાં જ રહેવું જ નથી હવે હવે સાધુ પથરો નાખી દે રસ્તાને કાઢે ચાવ બળદાટ અલગ ઘરવી જાઓ ટીંબીમાં જ રહેવું નથી આપણા પૂજાના પોટલાના હાલો મંદિરે એકદમ સ્વામી અકળાઈ ગયા અને હરિભક્તો તો ઘેગે ફે નથી કે મારી નાખ્યા ટીંબી ઉપર આખી ટીંબી ઉપર આવી રીતે થઈ જાય તો હરામ આ બહુ આપણીમાં સંકટ આવી પડ્યું આમાં સાધુ મારે ટીંબીમાં રહેવું જ નથી હનુમાનજી ગણપતિ પધરાવા જ નથી જવા દો મને એટલે દોડતા દોડતા કોઈ રતનજી શેઠની પાસે ગયા આવું થયું ઘરે બા પણ હતા એટલે રતનજી શેઠ નથી બા એ હાથ પકડી સીધા મંદિરે તો પોટલા બાંધતા હતા સાધ ફળિયામાં ડોશીમાં ત્યાંથી કકડાટ મીંડા કરવા રતનજીને કીધું જા જા સામીને પગે પડ નારાજ થઈ જાય મરી ગયા તે શું કર્યું છે જે હોય નિખાલસપણે કહી દે રતનજી શેઠ આવીને સામેને પગમાં પડ્યા મા બાપ મારી ભૂલ થઈ ગઈ ભૂલ નહીં તારા પેટમાં પાપ છે બોલી જ તું શું તે કપટ કર્યું છે હા સ્વામી મારે ખરેખર મારા પેટમાં પાપ છે મને થઈ ગયું હનુમાન ગણપતિ તો પધરાવા છે પણ હું મંદિરનો વહીવટ કરું છું તો મારી પાસે મંદિરના પાંચસો રૂપિયા પીડા છે મને થયું કે જ ખર્ચ પાડી દઈશું આપણે કઈ પૈસો વાપરવો નથી આ મારું પાપ અરે તારી ભલી થાય નહીતર થાય જ નહીં ભગવાન હનુમાનજી ગણપતિ સમય શ્રીજી મહારાજ નારાજ થઈ જાય એવું ત્યાં કપટ કર્યું કામ કરાવી લીધું બે દીકરા લઈ લીધા અને જયારે ખર્ચ કરવાના આવ્યો તો મારો વાલીડો હવે પૈસો ખર્ચવો નથી પેલા એમ કેતો તમે સાબિતી આપો તો હું ખર્ચ કરું તો તને સાબિતી આપી અમે કાલ માથે પગ બેન તે તારીખ આપી એમ તને દીકરા આપ્યા અને ત્યારે ખર્ચ કરવાના આવ્યો ત્યારે ફળકી ગયો અને પાછું કુળ કરે મંદિર નો છે પાછું અને ઘરનો પૈસો વાપરતો નથી એલા સાધો આલો આપણે રહેવું જ નથી અને આ ડોશીમાં કકડાટ કરવા માંડ્યા એ સાધુને કહ્યું સ્વામીની મહારાજ હતી કે હમણાં હું અઘડી ઘરે જાઉં હમણાં હજાર રૂપિયા લાવીને સ્વામીના ચરણમાં મૂકો પણ મા બાપ અમારા ઉપર ગામ ઉપર એ રાજી થઈને તમે અહીંયા રહ્યો ડોસીનો કકડાટ સાંભળીને સ્વામી કીધું સારું માજી લઈ આવ્યા હજાર રૂપિયા તરત સ્વામીના પગમાં મૂકાવડાવ્યા સ્વામી કહે સારું રતનજી હવે આ મૂર્તિને મહારાજના પગે લાગીને માફી માગી અને ધામધૂમથી ઉત્સવ કર હા મહારાજ હવે હવે હું કપટ નહીં કરું તમે તમારા પધરાવો એ ઉત્સવમાં તમે તારે ખોબેમ ધોબે વાપરો હું બધે છૂટ્યાએથી વાપરીશ બાય પણ ફળિયામાંથી કીધું તમ તમારા સામે જેટલું વાપરવું વાપરજો પણ જરાય મનમાં પેલું રાખતા નહીં અમારો નારાજ થતા અમે રતનજીનું એવું હશે પણ એના ઉપર રાજી રહીજ એમ કરીને પછી હનુમાનજી ગણપતિના પથ્થરો લાવ્યા પધરાવ્યા સરસ ધામધૂમ ધજવણી થઈ બાલમુકુંદાજી સામેને બોલાવીને હનુમાનજી ગણપતિ પધરાવ્યા ઉત્સવ પૂરો થયો એટલે બે છોકરા તેડીને લાવ્યા પગ લગાવ્યા થોડા શરમા બહુ હોય એટલે ગોપિંદાજી સ્વામી દયા બહુ આવે એટલે રાજી છે એવું દર્શાવવા માટે સ્વામી કીધું બાળ મુકુદાજી સ્વામી ને આ શેઠ જો હા બધું હતું હતું થોડુંક પણ આ બે દીકરા આ હનુમાનજી આ ગણપતિ તે આવી રીતે છે બાલ મુકુદાજી સામે બહુ સારું વાણિયા છે એટલે બે છોકરા છે ને એ મૂડી કહેવાય જાઓ હું એક વ્યાજ નો આપું છું ત્રીજો દીકરો પણ થાય બસ જાઉં અને રાજી થઈને ત્રીજો દીકરો આપ્યો અને એનું નામ છગનભાઈ પડ્યું આ એના ત્રણેય વંશજો સત્સંગમાં છે કેવાની વાત શું છે મૂળ વાત કે કાળની ઉપર ગતિ કરે જન્મ બધાના કાળને કર્મને અધીન હોય આ કેમ કાળ ગતિ કરે આ પ્રસંગ નાનો લાગે છે પણ આમ સમય આપી દેવો આ કઈ સામાન્ય વાત નથી એક પણ પ્રસંગ મને આ સિવાય બીજે સાંભળવા કે વાંચવા મળ્યો નથી કીધું એક દીકરો થાય છે પછી થાય દસ બાર મહિને દોઢ વર્ષે દીકરો થતો હોય એની રીત પ્રમાણે થાય પણ તારીખ આપી દે એવો પ્રશ્ન હવે બીજો સામ કે જીવન છે જન્મ પછી પણ તેની સાથે સમય કાળની સાથે જ વહે કાળના ઊંચા નીચા ભાવ હોય શ્રીજી મહારાજે વચ્ચેના કહ્યું કે કાળ જ્યારે ખરાબ હોય અને કાળનું પ્રધાનપણું હોય ત્યારે તો પુણ્યશાળીને પણ અસર કરે અને શુભકર્મ હોય એ પણ દબાઈ જાય કારણ કે પ્રધાનપણું કાળનું છે કાળની ગતિ છે ત્યારે આવું થાય પરંતુ ભગવાનને પ્રતાપે એને ભજનારા એ કાળની ગતિને લાત મારી દીધી ભાઈ આપણે એની વાતો કરવા બેઠા છે આપણે એ એની એની જ કથા માંડીને બેઠા છે કે જેને ભજતા છૂટે ફન કાળ કર્મને માયાના ફાંસલા એને નડતા નથી અને જે પ્રસંગો બીના હોય દુનિયામાં ગોતો જડે નહીં એ જ તો સદાનંદ સ્વામીનું અનુપમપણું છે એ જ યાદ રાખવાનું છે સંમત ઓગણીસો ને વીસ એટલે ઈસવીસન અઢારસો ને ચોસઠ એ વખતે વરસાદ આવ્યો જ નહીં આ કાળની ગતિપું પડે નહીં ક્યાંય કડધા કોમના મા અષા શ્રાવણ આવ્યા દે જુનાગઢમાં સાંજના સાડા આઠ નો સમય થયો છે નિયમ ચેષ્ટા પૂરી થઈ હશે गुणाति बाप आम बैठा है निम चेष्टा बढ़ू पुरु थे हरिभक्त बैठा है थोड़ा सतो बैठा है तो हरिभक्त गुणातीतानंद स्वामी ने कीधु माँ बाप आ वरसाद काड़ पड़े दुख बहुत थे कहीं कृपा करो ने स्वामी के वरसाद जो है शे? तो हाँ वरसाद जो होटा थी लाला बापा बोलावो શું વાતો છે ભાઈ જેને ખબર નથી સ્વામિનારાયણ સંપ્રદાય શું છે અમે તો જેમ જેમ આ ઊંડા ઉતરીએ છીએ એમ થાય છે આના જેવો કોઈ નહીં આના જેવો કોઈ નહીં આના જેવો કોઈ પણ એટલું મોઢેથી બોલી નથી શકાતું જેટલું છે એટલું બોલાતું નથી બાકી આના જેવો કોઈ નહીં એમ જ થાય છે જેટલું સમજાય આપણે બધું દેખાતું નથી જેટલું દેખાય કે જેટલું જણાય કે જેટલું સંભળાય એટલું કહેવાય નહીં જેટલું કહેવાય એટલું મનાય નહીં બધું એવું જ છે લાલા બાપા ને ઉપલેટાથી બોલાવો તો વરસાદ થાય એ બાપા કરે લ્યો સ્વામી લાલા બાપા માં સ્વામીમાં કચાસ છે જો આપડે પ્રતાપ જોવાનો છે દાસ નો દાસ પણ કાળને કેવી લાત મારે છે સામૂહિક કાળને અને કેવી પણ રોમેન્ટિક વાત તમે જો કરા તો બે સાધુ કે સારું તો અમે સવારે આરતી કરીને પછી લાલા બાપાને ઉપલેટા બોલાવા જશું અને લઈને આવશું સ્વામી કે વાંધો નહીં એમ કરજો રાત બધા સુઈ ગયા સવારે પાછી મંગળ આરતી પછી તરત સભા થાય સ્વામી બેઠા હોય ભક્તો બધા બેઠા હોય સંતો બેઠા હોય શણગાર આરતી સુધી બધા કથા વાર્તા ચાલે તો હજી શણગાર આરતી ને હજી વાર અને જે જવા સંતો હતા એ થોડું જમવું કરવું કરી અને સ્વામી ને ત્યાં સભામાં દંડવદ કરવા આવ્યા ઉપલેટા લાલા બાપા પછી અથવા દંડરોધ કરવા દંડવદ કરવા આવે ત્યાં લાલા બાપા ફળિયા માંથી ગુણાતી લાલા બાપા આવ્યા લાલા બાપા કહે છે સ્વામી નારાયણ અરે ઓલા સાધુ કે અમે તમને તેડવા આવતા હતા ત્યાં હા એમાં શું હું આવી ગયો ને અરે પણ તમે કેમ આમ છું તો ત્યાં રાતે નવ વાગે ગુણાતી સ્વામી અહિયાં બોલ્યા લાલો બાપુ અહિયાં આવે તો વરસાદ થાય તે એટલે હું ત્યાં મેં ઉપલેટા સાંભળ્યું મેં ઉપલેટા સાંભળ્યું તો માળા કરતો હતો કે જુનાગઢ સ્વામી આમ બોલ્યા વિચાર કરો ગોત્યાવું એટલે લાલા બાપા કે મેં તો પરત હંકેલી ને જોડા પેરી ને ખલે ચલી ને જ થઈ ગયો હવે તમે હું એવું મારા શું કેવું કેવું એટલે હું કઉ છું જેમ જેમ જેમ જેમ કરીએ એમ આપણને એમ થાય કે આવું ક્યાંય નહીં આવું ક્યાંય નહીં હોય લાલો બાપા કહે એટલે પછી હું હાલ જ થઈ ગયો એટલે સવારે જો પહોંચી ગયો ને લ્યો બાપા લ્યો શું કામ પૂજા પૂજા બાકીઓ હવે કે શું બાપા કામ છે વરસાદનું કહેતા હતા તે શું છે ગુણાદિતતાન સ્વામી કે આજે વરસાદ ખેંચાઈ ગયો છે તો આ બધા કહેતા હતા તો નહીં કીધું લાલા બાપા આવે તો કઈક કરે તો તમે વરસાદનું કરો કઈક સારું આ બાપો બેઠા કરી સમાધિ પાસે ઈન્દ્ર તો ઉભો થઈ ગયો આવો વક્ત રાજ આવો પગે લાગ્યો ઇન્દ્ર આદર આપ્યો લાલા બાપા તેમાં લાકડી પછાડતા ઉભા રહ્યા વરસાદ કર વરસાદ તું આ બેઠો છો ખબર નથી ત્યાં બધું કાળ પડવાનું થઈ ગયું વરસાદ કર તું કરો હો વરસાદ કર વરસાદ ઇન્દ્ર બાબા મહાદેવની ઈચ્છા નથી મહાદેવ કાળ કહેવાય ને શિવજીની ઈચ્છા નથી એટલે હું શું કરું ભલે એમની ઈચ્છા ન હોય તારે ગુણાતીતાના સ્વામીને રાજી કરવા હોય તો વરસાદ કર નામ ઉતાર્યુંલા કઉ છુ કે જેમ જેમ ઊંડા ઉતરે એમ થાય કે આવું બીજું ક્યાંય નહીં આવું બીજું કઈ નઈ હું ધકો ખાઉં એને મારા દર્શન હોય ઇન્દ્ર હા સમજો ઇન્દ્ર ને મારા દર્શન હોય વાત કેવી કરો તો મારું નામ કાપી છે રાજી કરવા હોય તો વરસાદ ઇન્દ્ર મુંજાઈ ગયો એ તો આમ કુડી વચ્ચે હોપારી થઈ ગઈ એક બાજુ મહાદેવ કરસાદ નહીં કરતો કારણ કે ભલે તારી પાસે પાણી નું ચક્કર હોય પણ ના પ્યા પાડી કમિશનર તો એ હવે આ ઇન્દ્ર મુંજાઈ ગયો એટલે લાલા બાપા એ કીધુંગઢ દેશ પૂરતો જુનાગઢ દેશ પૂરતો વરસાદ કહેતો હા બાપા એ કરી દઉં રસ્તો કાઢી દીધો મુંજાઈ ગયો ને ઇન્દ્ર રસ્તો કાઢી દીધો જુનાગઢ પૂરતો કરી દો જાઓ બાપા તમે પોચો ત્યાં ધોધ માર આવ્યો જાઓ ઐતિહાસિક ઘટના વીસ ઈસવી ચોસઠ લાલા બાપા પાછા આવ્યા ત્યાં વરસાદ ચાલુ હતો જુનાગઢ દેશમાં વરસાદ તમારે સુકાળ કરી મૂક્યો હજી સાંભળો સાંભળ્યું છે ને શું વાત કરો તમારું બીજું કામ એ શું છે હવે પાછું બીજું વર્ષ સંમત ઓગણીસો એકવીસ એટલે ઈસવીસન અઢારસો ને પાસઠ પેલો વરસાદ સમયસર થયો બીજો વરસાદ ખેંચાઈ ગયો એજ સભા એજ સભા મંડપ પાછી એ જ વાત કે સ્વામી દયા કરો વરસાદ ખેંચાઈ ગયો છે સ્વામી કે કરવો હોય તો લાલા બાપને બોલાવો લાલા બાપે એ જ રીતે સાંભળ્યું અને ઓલા સંતો એ જ તૈયાર થયા હતા એ જ્યાં તૈયાર થઈને આવે ત્યાં લાલાબાપે પગ દીધો એ જ વાત ને ત્યાં સાંભળ્યું શું વરસાદ નું છે બાપા કીધું સ્વામી કીધું આવું છે સારું આ બેઠો બેઠા છ વરુણ પાસે ગયા વરુણ ને કે વરસાદ કરાય વરસાદ વરુણ કે બાપા તમે ખોટી ઓફિસે આવી ગયા વરસાદ કરવો મારું કામ નહિ એ કામ ઇન્દ્રનું છે તો કે વારે વારે એક ને એક પાસે ન જવાય બે વર્ષ એની પાસે ગયો હતો એટલે પછી મને થયું કે આવક તો તને પકડું તું વરસાદ કર વરસાદ કર પણ બાપા મારું કામ નહીં જે ઓફિસ નું કામ એનું એ કામ કરે વરસાદ કરવાનું બાપુ મારી પાસે કામ નહિ ગુણાતીતાનંદ સ્વામી રાજી કરે સીધું ગુણાતીતાનંદ સ્વામી રાજી કરવા હોય તો વરસાદ કર તો કે બાપા તમારે વરસાદનું તો કામ તો એટલું જ છે ને સુકાળ થાય કાળ ન પડે એટલું જ છે ને તો કે હા તો એવું કરી દઉં વરસાદનું મૂકો તો તો અમારે ક્યાં વરસાદની જરૂર છે તો સુકાળ કરી દો તો કે એમાં જેવું છે વરસાદનું કામ ઇન્દ્રનું એટલે એમાં અમે એકબીજા દખલ ના કરીએ પણ હું વરુણ દોડ પાણીનું કામ મારા હાથમાં સુકાળ જોયે છે ને તમારે હું પાકે ઘાસચારો પાકે માણસો પશુઓ લીલા લેર કરે સંતો લેર કરેર કરે તો પછી કુવારું કામ જાઓ અને એમ કરી દીધું જુનાગઢમાં ઓગણીસો પાંચ માં બોલ છે ને કાળની ગતિ ઉપર ગતિ છે ને ભજતા છૂટે આવો પ્રસંગી આવો ક્યાંય જડે મળતું અઠવાડિયા પછી દસ થી મહિને ગમે ત્યારે જડેજો ખુલ્લી ઓફર હવે બીજું સાંભળ ગોપાળાનંદ સ્વામી અગતરાય પધાર્યા છ મહિના રોકાણ અગતરાયમાં કાળનો પ્રવેશ બંધ કરી દીધો કોઈ મરે જ નહીં મનુષ્યો નહીં બિલાડી કૂતરો પ્રાણીઓમાં અગતરાયમાં મરે નહીં સમય સમય જતા જતા આમના છ મહિના થઈ ગયા છેવટે કાળ કંટાળ્યો ગતિ જ થાય નહીં પ્રવેશ થાય નહીં મારે શું કરવું રાત્રે આઠ વાગે ગઢપુરમાં અક્ષર ઓરડીમાં સહજી શ્રીજી મહારાજ બેઠા હતા ત્યાં કાળે જઈને માથું પછાડ્યું સહજાનંદ સ્વામી કે શું છે ભાઈ શું દુઃખી થઈ ગયા છે તો કે પ્રભુ મારે શું કરવું અગતરાયમાં મને ગોપાળાનંદ સ્વામી પ્રવેશ કરવા દેતા ને હમણાં જવાય છે હમણાં જવાય છે આ બાજુથી પેલી બાજુથી એમ આમ ગતિ કરવા માટે દોડી દોડીને મારી પિંડીઓ ભરી ગઈ હવે મારા તગ થાકી ગયા છે પગ થાકી ગયા મારે આ કામ કેમ કરવું અને શું કરવું એ તમે મને કહો અગતરા ચોપડામાં કાઢ નાખવું મારા સર્વે નંબર કાઢ નાખવું તો પછી મારે દોડા દોડી નરે તમે મને એવા રસ્તો બતાવો મારે શું કરવું મહારાજ રૂમાલ આડો મુખ આડો રૂમાલ નહીં ખૂબ કાળને કે કઈ વાંધો નહીં તમને પ્રવેશ આપશે હું જાઓ આરામ કરો હવે અહીંયા સવાર પડ્યું દાંતણ પાણી કરવાનું મેલ પીડ્યું રાત્રે કોઈને કાંઈ કીધું નથી હરિભક્તોને કોઈ ખબર નથી કારણ કે નક્કી જ નથી જવાનું સવારે ઉઠીને ગોપાળાને હાલો સંતો દાંતણ પાણીએ નાહવાનું પૂજા અહીંયા નહીં અગતરાયમાંથી નહીં કેમ શ્રીજી મહારાજની અમે અહીંથી જવાની આજ્ઞા છે એટલે અગતરાયમાં ખબર પડી એ હવે અહીંથી આપણે જવાનું છે મહારાજની ઈચ્છા છે એટલે અહીં હવે રોકાવાનું જ નથી આવતું પણ સ્નાન પૂજા કાંઈ નહીં એ હવે આપણે અગત્ય બહાર નીકળતા જ્યાં પછી કૂવો મળશે પાણીનું મળશે ત્યાં નાશું ધોશું પૂજા કરશું હાલો રાતમાં આ ઘટનાથી સવારમાં એ ખબર પડી નીકળી ગયો કુવો ગામને પાદર છેડા છેટે હાલતા ત્યાં બધા પોટલા મૂકીને બધા દાતણને નાવા અને બેઠા એમાં આઠ બ્રાહ્મણો આ નીકળ્યા એમણે આ સંતોને જોયા એવા મારા દ્વેષી અને કર્મના બુંદિયાળ જેમ આવે તેમ સંતોને બોલવા માંડ્યો દ્વેષ સંપ્રદાયનો શ્રીજી મહારાજના વિશે બોલે સંતો વિશે બોલે સંતો કાંઈ પછી લક્ષ્ય આપે એમનું કામ કરે રાખે જે લક્ષ્ય વધારે ના કાંઈ આપ્યું નહીં એટલે વધારે ઉખડ્યા વધારે જેમ તેમ બોલવા માંડ્યા સ્વામી કે માળા તો વિભર્યા લાગે છે આમ દ્રષ્ટિ કરી જેવી દ્રષ્ટિ કરી ને આઠે બ્રાહ્મણોને જાડા ઉલટી ચાલ બીજો ડબ દઈ પડે ગોથા ખાઈ ને જાડા પછી બધું ચાલુ થઈ ગયું ધમધોકાર મરણ પંજો થઈ ગયા એમાં એકને વળી કાંઈક સદબુદ્ધિ સૂજી એમણે કીધું ભાઈ આપણે કાંઈ નહોતો નખમાં રોગ નહોતો શેર ઘી પી જાય એટલા તંદુરસ્ત હતા આ થઈ ગયું ને ઘડી પળમાં સાધુને દુબ્યો દ્રોહ કર્યો ને એનું પરિણામ છે એટલે બધા પછી એમને એકબીજાને ટેપો લઈને સામેને આગળ આવીને ભપોભ પીડા મા બાપ અમે તમારો અપરાધ કર્યો ન બોલવાના ભેંડ બોલ્યા હવે દયા કરો સામી કે દયા તો તમારા ઉપર કરવી જ છે પણ હવે દેહરી એવી દયા નથી કરવી હવે તમારે જીવને સારું થાય કલ્યાણ થાય એવી દયા કરીએ એટલે અમારી હાજરીમાં દેહ મૂકશો તો સદગતિ થશે સારો દેહ પામશો સત્સંગમાં આવશો ભગવાન સ્વામી નારાયણનું ભજન કરશો પછી અક્ષરધામમાં જશો માટે જીવવાનું મૂકો અને અમારી સામે આમ જતા રહ્યો અને સામે સામે બોલો બોલતા રહ્યા આઠે જણાને ચપટી વગાડી દેહ મુકાવી દીધો કાળને રોકી પણ દે છે અને કાળને સક્રિય પણ કરે છે એ પ્રતાપ છે સહજાનંદ કેવી કેવી ગતિ આવા પ્રસંગે લઈ આવો કાળની ગતિ ન આવતી હોય પ્રવેશ કાળ નો ન થાય એ તો હજી દૂરની વાત છે ને છે બસો વર્ષ પહેલા પણ ઓગણીસો સાડત્રીસ ઈસવીસન અમરેલી ગામ ત્યાં ગુણાતીતાનંદ સ્વામી નું બંધાવેલું મંદિર પ્રસાદીનું મંદિર પણ જીર્ણ થઈ ગયું એટલે આપણા ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજે એ મંદિરનો જીર્ણોધાર કર્યો જે કોઈ અમરેલી ગયા હોય તેને એ સિચ્યુએશન પોઝિશન ખબર આવશે એકદમ રોડ અડીને મંદિર છે હવે તો એથી પાછું મોટું થઈ ગયું ત્રીજી ચોથી વાર રિનોવેશન થયું છે બીજી વાર જે પહેલી વાર જીર્ણોધાર ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજે કર્યો મંદિર તૈયાર થઈ ગયું સરસ એ જમાને જે રીતનું જોઈ એવું હજી મૂર્તિ પ્રતિષ્ઠા એનું ભયરું કરવાનો એનો પ્રસંગ યકુંડ યજ્ઞાળાની એ બધું ત્યાં મંદિર નહીં એટલી જગ્યા નથી હું ત્યાં એ મંદિરમાં જઈ આવ્યો છું એ વખતે કે ત્યાં એટલું યજ્ઞ કાર્ય કરી શકો એટલું ફળ્યું નહીં એટલે હવે મંદિરની બહાર તરત રસ્તો પડે પડખેથી આમ આ મંદિર છે આમ રસ્તો પડે અને પછી ખુલ્લું ખરું અને ત્યાં યજ્ઞ શાળા સ્વામીએ કરવાનો વિચાર કર્યો મોટે ભાઈ આવડો મોટો અમરેલી ઉત્સવ થતો હોય તો ગામડાઓ બધા જૂનાગઢ દેશના આવે ને કેવડો મોટો ઉત્સવ થાય હાથ કેવડે પણ મૂંઝવણી એ કે એ જે રસ્તો ચાર હાથનો જ ચાર હાથનો જ રસ્તો બાકી પછી ત્યાં યજ્ઞ થાય પણ ત્યાંથી જ આગળ ચાલતા નદી આવે ને ત્યાં કાંઠે સ્મશાન એટલે અમરેલીના મળદા બધા ત્યાંથી નીકળે હવે યજ્ઞ શાળા થાય અને પછી જો ત્યાંથી નનામી નીકળે તો યજ્ઞ અપવિત્ર થાય એ મૂંઝવણ મોટા મોટી ન મંદિરમાં યજ્ઞ થાય બહાર કરો તો નનામીઓ નડે કરવું શું એટલે ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ એમના ગુરુ મોટા ગુરુભાઈ એટલે માનસ સ્વામી કૃષ્ણજીવનદાજી સ્વામી એટલે આપણે જોગી સ્વામીના ગુરુ મંડળ એક જ ગુરુ એક એટલે વડીલ ગુરુ ભાઈ એ માનદ સ્વામી કૃષ્ણજીવન દાદી સ્વામી જોગી સ્વામીના ગુરુ સાથે હોય જ ઉત્સવમાં એમને સ્વામીએ વાત કરી કે સ્વામી આ મૂંઝવણ છે યજ્ઞ શાળા કરીએ તો થાય અને કરીએ તો નાનાનીકળ્યા વગર અમરેલી હોય ભાઈ મર્યા વગર માણસો ક્યાં મરીએ તો એ કરવું શું માનદ સ્વામી એક બે સેકન્ડ આંખ નીચી ગયા પછી કીધું શાસ્ત્રી જ્ઞાળા ત્યાં જ કરો રોડ ને કાંઠે છો શ્રીજી મહારાજ વિઘ્ન નહીં આવવા દે જાઓ આ કહી દેવું સહેલું છે સાત દિવસ નો યજ્ઞ એક દિવસ હોય તો એક દિવસ સમજી ગયા સાત દિવસ અમરેલી જવું મોટું શહેર યજ્ઞ પ્રારંભ થયો ના દિવસની પૂર્ણાવતી એટલે ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજને એક સ્વાભાવિક રૂચિ હતી આવું કાંઈ હોય તો અન્નદાન વિદ્યાદાન અભયદાન આ ત્રણેય એમને ચાલ્યા જ કરે એની રુચિમાં વૃત્તિમાં આવે અને યજ્ઞની પૂર્ણાવતીમાં એમણે નક્કી કર્યું સવારથી હરિભક્તોને કામ સોંપી દીધું આખા અમરેલીમાં જેટલા દેવસ્થાન હોય ધર્મસ્થાન હોય ત્યાં જેટલા કોઈ સાધુ સંતો અતિ જે કોઈ રહેતા હોય એ બધાને પાકા થાક ઘી અને પાકા સીધા ગોળખાંડ સાકરના લોટ સમેત દાળ સમેત બધું આપ્યા એટલે લોકો લઈ લઈને બધી જગ્યાએ ફરે તો આ જે સ્મશાન હતું ને નદી ને કાંઠે મંદિરથી આગળ જતા ત્યાં સીધું સામાન આપવા ગયા એક પૂજારી બાવાજી હતા એમણે આદર સત્કાર કર્યો આવો આવો કારણ કે મારે આને શું સમજવું હું અહિયાં પંદર વીસ વર્ષથી છું એક પણ દિવસ એવો ખાલી નથી ગયો કે મયત કે નનામી આવી ન હોય તમે જયારે યજ્ઞશાળા કરતા હતા ત્યારે જ મને થતું હતું કે આવું તમે કામ કરો છો તો થશે કેમ મળ્યા જ નીકળે પણ ભાઈ હું માની ગયો મને બહુ સહજાનંદ સ્વામીમાં બહુ પહેલું નહીં અને તમારા સાધુભાઈ મને બહુ પહેલું નહીં પણ આ ઉત્સવ તમે કર્યો ને હું તો રોજ જોયા કરતો કે હમણાં નનામી નીકળે હમણાં નનામી નીકળે પણ આ સાત દિવસ પૂરા થઈ ગયા એક પણ નનામી અમરેલીમાં કોઈ મર્યું જ નહીં વાત કર શું છે ચમત્કાર કાળ ઉપર કે તમારા સાધુ ની ગતિ જોઈ અને હું તો ભાઈ તમને પગે લાગી લઉં છું સીધું મૂકી દો પણ બહુ મને આનંદ થયો અને અમરેલી ઈસવીસન ઓગણીસો ના સાત દિવસ સુધી કાળની ગતિ નજતા છૂટે ભંગ કરે ભાવ હવે બીજી આમ વાત ઈસવીસન ઓગણીસો એટલે સંમત બે હજાર ને એક ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજે જુનાગઢમાં આવું મહોત્સવ મોટામાં મોટો યજ્ઞોત્સવ કરેલો સંપ્રદાય પ્રસિદ્ધ વાત છે અને ગાંધી બંધુઓ એની પાછળનો તો જે ગોદીમાં ધડાકા થયા બોમ્બે બંદર ને બધું બહુ મોટો પ્રસંગ છે અને પછી ગાંધી બંધુઓનું આખી ગોદીમાં બધું ભળીને ભસ્મભૂત થઈ ગયું અને શાસ્ત્રીજી મહારાજને ખબર પડીને ત્યારે એમને તાર કરેલો ને કાગળ લખેલો ગાંધી બંધુઓ પાનાચંદભાઈ ને માણેકચંદ બાપા આગેવાનો બધા કેવડો મોટો પરિવાર કે અમે મહારાજને પ્રાર્થના કરી છે તમારી રક્ષા કરે જો ભાઈ અને એક એલચીનો દાણો બળ્યો નહોતો આને શું કહેવાય એક એલચીનો દાણો આજુબાજુ બધું બળીને ભસ્મભૂત અને આ શેઠિયાનું જો બળી ગયું હોત તો રોડ ઉપર આવી જ કરોડોનું નુકસાન ભરપાઈ જ ના થઈ છે અસ્તિત્વ મટી જાય ગાંધી બંધુઓની એવું ચિંતા એ તો એને દિવસો કેમ ગયા છે એ તો એ જાણતા છે ભાઈ એટલે કરોડોનો માલ પીડ્યો હોય પણ એક એલચીનું ફોતર્યુંડ્યું નહીં આ કેમ રક્ષા કરીએ છીએ બોલો એક સંતના વચને એમે પ્રાર્થના કરી છે મહારાજ તમારી રક્ષા કરે અને જો રક્ષા કરે તો આપણે કોઈ સત્કર્મ કરવું ભગવાનનું કાર્ય કરવું જ જોઈએ હં એટલે પછી હવે બચ્યું રક્ષા થાય એટલે પછી સ્વામીની પાસે આવીને પગમાં પડ્યા કે મા હવે અમે તમને ખુલ્લું કહીએ છીએ જુનાગઢમાં મહોત્સવ કરો જેટલું આવે એટલું રાધારણ દેવનું જેટલું ક્યાંય ચૂકવવું પડે એ બધું ગાંધી બંધુઓનું કરો યાર બધું અમે બેઠા છીએ અને આમાં એને તો પછી તો કહું તૂટે ને શું વાત કરો છો પણ એ તો બધા એવા સત્સંગ એવા ઉદાર દિલો બાકી તો રતન શેઠ જેવાય ઘણા હોય હજીમાં આપણે ઓછી માટી નથી કેવાનો વાત છે કે કેવડો ગાંધી પરિવાર સજોડે યજ્ઞ માં બેસવાનો પત્ની સાથે એના સંબંધીઓ પોતાનો પરિવાર મોટો હોય એમના દીકરાઓ હોય એમની બહુઓ સાથે એ બધા છોકરાઓ એના સંબંધીઓ બહેનો આ બધા બેઠા હોય ને સજોડે કેવડો મોટો પરિવાર અને એકવીસ દિવસનો મહોત્સવ રજસ્વલાના ધર્મો લાગુ પડે કે એ તમે મને કહો સ્ત્રીઓને તો લાગુ પડે એકવીસ દિવસની સાયકલ હોય કોઈ કોઈ આવે અને જો રજસ્વલાના ધર્મ લાગે તો યજ્ઞમાં બેસાય નહીં પાનાચંદ બાપાને મુખ્ય મે આમ સામે બેસીને સાંભળ્યું છે મને કે હરિસ્વરૂપ સ્વામી એકવીસ દિવસના મહોત્સવમાં સહજાનંદ સ્વામી ગુરુદેવ શાસ્ત્રી કુટુંબમાં કોઈ સ્ત્રીને રજસ્વ દિવસમાં નહીં યજ્ઞ પૂરો થયા પછી જે કુદરતી હોય એ કાર્ય થાય નજરે સાંભળ્યા અનુભવેલા લોકોની વાત આ તમારી આગળ કરી જેને ભજતા છૂટે ના થાય તમને કેવી છે થોડું પણ મને થોડું ઓલું થાય કે કહીએ ના કહીએ અવઢવ થાય કારણ કે શું છે જો ઘણી બધી વાતો આપડે કહીએ ને બઉ ઓછી કેતા હોય છે પણ કોઈને શંકા થાય કેવી અમુક જે હું સ્પેશિયલ વાતો કહેતા હોય તો અમુકને શંકા થાય કા દુર્ભાવ પણ થાય આ થતું હોય છે અને તમને ઘણી કીધું છે એક બે વાર કે બધું કહીએ તો મનાય નહીં એ વાત સાવ સાચી છે એટલે કહેવાનો સંકોચ થાય કારણ કે જો હમણાં ગત સભા જ્ઞાન સત્રમાં આપણે બંધુ સહજાન ઉપર જે લીધી એમાં મેં નારાયણ ભગતનો પ્રસંગ કીધો એ નારાયણ ભગત ધામમાં ગયા પછી હરિભક્તને મહારાજે દર્શન કરીને આપીને જે વાત કરી કે ભાઈ નારાયણ ભગતને વિમાનમાં બેસાડીને જોગી સ્વામીના રૂમમાં જઈને જોગી સ્વામીના એમને દર્શન કરાવ્યા જે સ્વામીના કહ્યા પછી મારી પાસે મારા રૂમમાં આવ્યા મળ્યા અને પછી મેમનગર ગુરુકુલના બધા સંતો તો ઋષિકેશ શિબિરમાં હતા એટલે શ્રીજી મહારાજ વિમાન લઈને નાયણ ભગતને લઈને ઋષિકેશ ગયા જય સ્વામિનારાયણ બધા સંતોના દર્શનમાં હવે મેં તો જો ભાઈ મને કોઈ રાગદ્વેષ કોઈ પક્ષપાતી એવા ભાવથી તો મેં કંઈ વાત કરી નથી મારો નજર સામે એક જ વાત હતી કે કર્મના બંધનો કોઈ રીતે ન છૂટે એ સદાનંદ સ્વામીના આશ્રયને ભજનથી કેવા છૂટે છે એમ કેવો પ્રતાપ છે એ કહેવાનો આપણો કેવળ શુદ્ધ આશય હતો બરાબર છે હવે તો શું થયું એટલે કોઈ જિજ્ઞાસાથી પૂછે કોઈ શંકા કુશંકાથી કરે વાત કોઈ દુર્ભાવથી પણ કરે મને વાત કરે તમે આ વાત કરી છે ઉપજાવી કાઢેલી છે આવું હોય જ નહીં આવું બને નહીં આ બધી વાત ખોટી છે હે ભાઈ મારે આવી બનાવટ કરીને વાત કરવાની શું જરૂર છે આવી ઉપજાવી કાઢીને મારે શું લોચો લઈ લેવો તે મારે આવું કરવું પડે પેલા તો મને કઈ એવું મગજમાં આવે નહીં કે આવી મારે બનાવટ કરવી છે આ પ્રસંગમાં ભગવાન સહજાનંદ સ્વામીએ જે રીતે પેલા હરિભક્તને કહ્યું દેખાડ્યું એને કોઈ કાપકૂપ વગર બેઠું મને કહ્યું અને એમાં મેં કંઈ કાપી નથી નાખ્યું એમ બેઠું યથાત મેં રજૂ કરી દીધું હું તો માઇક્રોફોન છું એમાં મારે કંઈ ઉપજાવી કાઢવાની ને એવું કરવાની મારે શું જરૂર એટલે કહેવાનું એવું કે નારાયણ ભગત હોય તો રાજકોટમાં આટલા વર્ષથી રહ્યા હોય તો રાજકોટ તો જાય જ તો એ તમે પક્ષપાત આ વાત કરી છે અને કા તો પેલા હરિભક્ત એ એટલું કાંઈક કાપી નાખ્યું હોય અને તમને કાપી વાત કરી હોય રાગ દુએ કદાચ કે રાજકોટ સાથે દ્વેષ હોય તો વાત કાપી નાખી હોય તમને વાત કાપીને કરી હોય મેં કીધું જો જેના મનમાં આવો રાગદેશ હોય એને ભગવાન પહેલાં તો દર્શન આપે જ નહીં આ બધી રાગદ્વેષ પરથી થવાની વાત છે જેના મગજ આવા હોય એને સહજાનંદ સ્વામી દર્શન આપે નહીં એટલે હું એ માનતો નથી કે આવું એ કરે આ મને કેતા કેટલા વ્યદના થાય છે આ બધું કેતા તમને કારણ કે આપણે તો શુદ્ધ ભાવથી કેવા જાય છે છતાં આ બધું થતું હોય છે બીજું કે તમે કીધું કે જોગી સ્વામીના દર્શન કરવા એમના રૂમમાં વિમાન લઈને મારા ગયા તો જોગી સ્વામી તે દિવસે ત્યાં હતા જ નહીં અહીંયા અમદાવાદ નહોતા એ તો રાજકોટ હતા કેવી રીતે તમે વાત કરો છો અને મેળ મળે છે आ बदी बातों ने खबर न जो कि थी। थी। थी। राजकोट अरे पीधु जो ते राजकोट बात करो छोड़ो नहीं गया અને રવજી ભગત આપણા વયોવૃત સત્પુરુષ સંતમૂર્તિ નારાયણ ભગતને એની સાથે કેટલું હેત છતાંય ત્યાં જ્ઞાનો ઉલ્લેખ નથી તો હું શું કરું નથી કીધું કે નથી દેખાડ્યું તો હું નથી ઉમેરી શકતો અને હું આખી વાત ઉપજાવીને રવજી ભગત જેવા સત્પુરુષને તારવી અને મારા આસને શ્રીજી મહારાજ એમને લઈને આવી એવી વાત હું કહું તો મારા જેવો કોઈ નીચ પાકીને અધમ ન ગણાય મેં ઉપજાવી કાઢ્યું હોય હું રવજી ત્યાં સ્વતંત્ર છે એને જે કરવું હોય આપણે શું કરીએ અને આપણા મનમાં આવો કોઈ પ્રશ્નો નથી હોતા આપણને તો એક જ હોય છે કે સહજાનંદ સ્વામી પ્રતાપ દેખો એમ અને નથી તો એ તો હકીકત છે કે નથી એમ પણ ત્યાં જોગી સ્વામીના રૂમમાં જોગી સ્વામી નું દર્શન કરાવવું એ મામલો સહેદાનંદ સ્વામી મારા તમારા ક્યાં વાત છે એ તો એના એના ઐશ્વર્યના પરિમાં આવે છે એને જે દર્શન કરાવવા એને ઉલટાનું તો આપણને મહિમા થાય કે જે હાજર નથી ત્યાં હાજર કરે છે સંતને જોવો ભક્તોનો ભાવ છે અને ધામમાં ભૈયા ગયા હોય એવા સંતો નહીં પણ જયારે પોતાના એવા કોઈ ભક્તો હોય પોતાના ગુરુ હોય આપણે બેઠા ભાર્ગવભાઈ એમના પિતા જસુબાપા તો એ ધામમાં ગયા તો કે મારા ગુરુ માયા તિત સ્વામી સાથે સદાનંદ સ્વામી આવ્યા છે તો માયા તિત સ્વામી ધામમાં છે પણ એને મારા નથી લાવતા તો આ તો ધામમાં નથી ગયા ને આ તો બેઠા છે હજી અહીંયા જ છે એને કેમ ના દર્શન કરાવી શકે ધામમાં જે કરવું હોય એમણે જે કહ્યું એમને જે બતાવ્યું એ આપણે બેઠું કયું હવે કોઈ કોઈના મનમાં આ પ્રશ્નો રહેતા હોય એનો તો ઉકેલ આપણે શું કરી શકીએ શું લાવી શકીએ અને એમને ઋષિકેશ લઈ ગયા તો લઈ ગયા શકીએ માથા ઉપર પગરખા દોડ્યો જાઉં મેં જો આમાં કઈ કપટ બનાવટ કરી હોય તો જે વસ્તુ સ્થિતિ અને હું કોઈ પણ પ્રસંગ જયારે આવી રીતે સ્પેશિયલ કેતો હો સમજી રાખો પૂરી ખાતરી કર્યા વગર નથી કેતો હું એ એવો થોડો ભોટ છું આની આગળ હું ખોટો કરું અને આમનો દ્રોહ થાય એ નારાજ થાય એવું મારે નથી કરવું તો એવું હું કરી અને મારે કોનો મહિમા વધારવાનો અને મારે શું જરૂર કે એવી બધી મારે કરવી પડે એ પેસ્ટ પિંજણ કરવી પડે આ ખુલાસો એટલા માટે મારે કરવો પડ્યો કે ઘણા ઘણાના મનમાં પ્રશ્નો આવ્યા રહ્યા આવું બધું થયું તો મને થયું કે હું કહી દઉં કે આમાં અમે કશું કર્યું નથી જે છે એ મામલો જેમ હતો એમ અમે છે અને આ બે વસ્તુ હતી કે ભાઈ એ તમને ખબર કદાચ ના હોય છારોડીએ નથી ગયા તો શું કરીએ અમે નથી કહી શકતા નથી ગયા તો નથી કહી શકતા એમણે નથી કીધું તો નથી અમે કહી શકતા બીજું તમે શું કરી શકીએ હે દર્શન કરાવ્યા છે આ રીતનું આ થયું આટલી ઘટના એ હકીકત છે એનું પછી તો બીજું મારે શું કરવું અરે ભાઈ આ જયારે આપણે એ દિવસે વાત કરતા હતા ને જ્ઞાન સત્રમાં ત્યારે જે હરિભગત ને કીધું હતું ને આ બધું દર્શન કરાવ્યું ને એ આપણી સભામાં હતા હવે મારે પછી આગળનું હજી નથી કહેવું તમને બીજી પાછી મારે શંકા જશે તો વળી પાછું મારે એનું એટલું પેસ્ટ પિંજન કરવા માટે પાછી બીજો સમય બગાડવો પડશે એટલે કોઈ બધું મારે નથી કહેવાનું કહેવાતું નથી બધું કહેવાય મેં તમને આપણે વડતાલથી રસ્તામાં આવતા તે કીધું ને આ પ્રકાશભાઈ મેં જેટલું અમુક વસ્તુ હોય બધું નથી કહેવાતું અને કહીએ માને નહીં કોઈ આટલું કહીએ તો આટલી શંકા થાય બધું કેમ કહેવાય એટલે આ એક જ વસ્તુ કે અમે નિર્દોષ છીએ હવે તમને જે જઈને જે ભાવ કરવા હોય એ કરવાની છૂટ છે બાકી અમે કંઈક કોઈના પક્ષપાતથી વાત કરી નથી આ એક જ છે સરદાનંદ સ્વામીનો પ્રતાપ કેવો છે એ જણાવવાની જ અમારે મનમાં એક તમન્ના હતી એટલે અમે આ વાત કરી છે એમાં જે કંઈક ભૂલ લાગતી હોય તો અમે શું કરીએ અમારાથી બીજું જ કંઈક છે અમારા મનમાં કોઈ દુર્ભાવ નથી મારે એ કેવું હતું સંકો થાય છે કે ભાઈ છે મોકો ન મળે એમ એ એવું થાય કાળ કાળને સંબંધી છું એટલે તમે ઘણીવાર કથામાં સાંભળ્યું છે ભગવાનનો જયારે જન્મ થાય છે પ્રાગટ્ય થાય છે ધરતી ઉપર ત્યારે ઘણી વાર એવા પ્રસંગોમાં કહેવામાં આવે છે ને કે ભાઈ એક મહિનાનો રાત્રિ ને એક મહિનાનો દિવસ થયો લોકો એને પત્તો જ લાગ્યો નહીં એ આવું છે ને કહેવાય છે ને પણ એનો અત્યાર સુધી મેં મારી લાઈફ આટલી સત્સંગમાં ગાળી વક્તાઓ એવા જ ખુલાસા કર્યા છે કે આનંદમાં લોકો એટલા નાચા ડૂબ્યા ઉત્સવમાં કે મહિનો ક્યાંય ગયો ખબર પડી નહીં એટલે એમ કહેવામાં આવે છે કે એક મહિનાની રાત્રિ ને એક મહિનાનો દિવસ થયો આમ જ ખુલાસા કરે છે એ સિવાય બીજો ખુલ્લાસો કોઈ ગળે ઉતરતો નથી બીજું થાય હજી સુધી મેં આના ખુલાસા ક્યાંય સાંભળ્યા નથી આ સિવાય કે આનંદમાં એટલા ડૂબા તા એટલો બધો આનંદ માંડ્યો કે લોકોને મહિનો ક્યાં ગયો એ ખબર પડી ને એટલે કહેવાય છે કે આ એક મહિના ને રાત્રિ થઈને એક મહિનાનો દિવસ થયો છ મહિના રાત્રિ થઈને છ મહિનાનો દિવસ થયો આવું બધું કહેવાય છે હવે સાંભળો એક હરિભગત ને મનમાં એમ આવું બધું કઈ હશે ને બધું થયા કરે કે પ્રસંગ વાંચ્યો હોય આવ્યું હોય કે મારો એક મહિનાનો દિવસ રાત આ ભગવાન આવા પ્રસંગમાં થતો હોય તો કેમ થતો હશે હવે એ હરિભગત ના મનમાં આવ્યું શંકાત નહીં થાય હું કઉ તમને હરિભગતને શ્રીજી મહારાજે જે અનુભવ કરાવ્યો ન ભૂતો ન ભવિષ્યથી આ વસ્તુ સહજાનંદ સ્વામી કલયુગમાં કરાવી શકે મારે તમને એ જ કેવું છે એટલે જ હું કઉ છું નહીં મારે કેવું નતું મારે આ કેવું છે ને કે આ અત્યારે આ કલયુગમાં આજે આ શું કરાવે છે અને શું કરે છે અને શું કરી શકે છે સામાન્ય હરિભક્તો હોય તો એ હરિભક્ત નિયમિતપણે સાડા પાંચે ઉઠે અને બાથરૂમમાં પગ મૂકે એટલે પાંચેક મિનિટ ગઈ હોય પછી એને દાંતણ પાણી કરવા બ્રશ કરવા કો પછી જાજરું પાણી જાવ હાથ ધોવા પહેરેલા વસ્ત્રો ધોયા બધું કરે ને તો ક્રિયા વીસ પચીસ મિનિટ તો લીધે એટલે રોજ ક્રમ હોય છ આસપાસ આ બધું પૂરું થઈ જાય આને બે ત્રણ દિવસ મગજમાં એ પેલું ચાલ્યા કરે કે આ બધું કેમ થતું હશે એમ પેલું બધું કેમ થતું હશે એમ કે મહિનાનો રાત ને મહિનાનો દિવસ એ બધું કેમ થતું હશે એક દિવસનો એને જે સહજાનંદ સામે અનુભવ કરાયો ઓછા અને બાથરૂમમાં ગયા ત્યારે એણે ઘડિયાળમાં જોયું ત્યારે ઘડિયાળમાં સાડા પાંચ કેટલા એણે નાય લીધું બધું પૂરું થયું પછી પાછી ઘડિયાળ ઉપર નજર ગઈ તો ઘડિયાળમાં સાડા જ મિનિટ હતી આનાથી હું ઘડિયાળ બંધ પડી ગઈ છે એટલે એને બાજુના રૂમમાં જઈને ઘડિયાળોમાં જોયું કે આ બંધ પડી ગઈ તો તો સમય કારણ કે પચીસ મિનિટનો સમય ક્યાં ગયો પચીસ મિનિટનો સમય ક્યાં ગયો એ તો થાય જ ને કે ઘડિયાળ બંધ થઈ ગઈ નહીં તર કઈ ત્યાં કાંટો ચોટેલો અર્થ શું કે ઘડિયાળ ખોટકાઈ ગઈ એટલે કેટલા વાગે જોવા માટે બીજા રૂમમાં જઈને જોયું એ ઘડિયાળમાં સાડા ને સાત જ હતી બીજી ઘડિયાળમાં જોયું એ ઘડિયાળમાં હાડાપાતને સાત જ હતી આનું મગજ ચક્કર ખાઈ ગયું એટલે કે હાડાપાતને સાત જ થઈ તો પગ મૂક્યો બાથરૂમમાં ત્યારે હાડાપાતને સાત જ હતી તો પચીસ મિનિટ ગઈ ક્યાં આ નાયો તો એલાર્મ તો ખોટું નથી વાગ્યું ને કોઈ એડજસ્ટ કર્યું હું પાંચ વાગે ઉઠી ગયો એ જોઈને જોયું તો એલાર્મ ઘડિયાળમાં પાછી હાડાપાતને સાત જ હતી અને એલાર્મ ટાઈમ જોયો તો એ જ હતો હવે તમે વિચાર કરો જીરો અવર્ષમાં એને કામ કર્યું આ કલયુગમાં કર્યું સમય અને તરત એને ખ્યાલ આવી ગયો કે આ મારા પ્રશ્નનો જવાબ છે કે એક દિવસ એક મહિનાની રાત ને એક મહિનાનો દીક કેમ થાય એ આમ થાય એ ગોપાળાનંદ સ્વામી ગ્રહણ બદલાવી નાખે તો હજી આપણે સાંભળી લઈએ છીએ પણ ભેજામ ન ઉતર્યા એ તો આપણે પ્રશ્ન નથી કરતા પ્રશ્ન કરી એમ લાગે સંતમાં શંકા કરી પણ ગ્રહમંડળ બદલી જાય ભાઈ કાલ ચક્કર ખાઈ જાય કાલ ને ખબર ના પડે શું થઈ ગયું ગ્રહમંડળ ને ખબર ના પડે શું થઈ ગયું સાંભળી લે હોભાવથી લોકોને પણ કેમ ફરે આમ ફરે અને બ્રહ્માંડમાં કોઈને ખબર ના પડે એવો આ સર્વાધીશ છે લ્યો બોલો હવે કેવું છે એ આજે કલયુગમાં એ બતાવે છે એ એની મહત્તા વધારે છે તો કાળ ના ફંદ થી છૂટી જાય ધારે શું વાત છે બોલો હવે સાંભળો આ થોડી નીચી વાત આવી જાય આદસંગ ગામ છે જુનાગઢ દેશનું ત્યાં વલ્લભભાઈ ને નરસિંહભાઈ બે પટેલ બે સારા હરિપ વલ્લભભાઈ છે ને ભાવનગર રાજમાં માની તક શિકારે મહારાજા ગયા છે ભાવનગર મહારાજા અને એમને કઈ બચાવ કરી દીધો હશે તો મહારાજ રાજી થઈ ગયા એટલે પછી મહારાજ રાણી હતા ને એમણે એમને ભાઈ ધર્મ ભાઈ તરીકે માનેલા વલ્લભભાઈ પટેલ એ સત્સંગે સારા પણ એનું થોડું એને ગુમાન આવી ગયું બીજા ગામમાં નરસિંહભાઈ હતા એ સારા હરિભગત એ આગેવાન એ બે ને ટસલ થાય હવે કોઈ પણ કઈ બાબતે થઈ એટલી બધી આટી પડી ગઈ કે એકબીજા એકબીજાને ખૂન કરવાની સુધીની તૈયારીમાં આવી ગયા બે બંદૂકલી ફરે બે ને ખભે બંદૂક લાગ મળે ફૂંકી દી આવું વેર પણ રોજ સાંજ પડે ને મંદિરે આવે બે ને ખભે હોય પણ બે એક જ ખૂણામાં બંદૂક મૂકે સામસામા બેસીને કીર્તન બોલે વચનાવર્ત વાંચે કથા વાંચા કરે કીર્તન ગાય વેર ભૂલી જાય બીજો સાંભળે પણ જેવું મંદિર માંથી ઉતરે બે બંદુકો ખભે ચડાવે કે ત્યાં થાજે ભાઈડો આવું વેર વેર એ અલૌકિક મંદિર માં કોઈ વેર નહી તમને લાગે જ નહીં કાંઈ બાપે મારા વેર છે કેવી મોટી વાત હવે બાલમુકુંદજી સ્વામી ત્યાં આવ્યા આજ એટલે વાત તો થતી જ હોય ને આ કબાયું બાલ મુકુંદ સારા હારી ભગત અને તમે આવું કરો એકબીજાના જીવ લેવા માટે તૈયાર થઈ જાઓ એટલે વલ્લભભાઈ ના તો રાજનું હતું ને માન એટલે સ્વામી એમને કીધું પેલા કે વલ્લભભાઈ નરસિંહભાઈ આ મૂકી દો અમારે વચ્ચે એવું મૂકી દઉં જે થયું તે છોડ ગયું હું સ્વામી વાત તો બરાબર છે પણ આગલું બધું કેમ ભૂલાય આ તો વટ સવાલ છે સ્વામી કે વટ મૂકી દો સાધુ આગળ મૂકી દો સુખે માણસનો દેહ મળ્યો છે તો સત્સંગ કરી લો ભગવાન ભજી લ્યો હા સ્વામી ભગવાન તો અમે ભજીએ છીએ પણ હવે આંટી પડી ગઈ છે એ આંટી છે ખરી અને એ આટી એમ તો કેમ મુકાય એમ કઈ ઉભા થઈ ગયા બાલમુકુમદાસજી સ્વામી જેવાનું માયનું નહીં ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજે પણ આ વાત કરેલી બાલ મુકુદાસજી સ્વામી આવેલા આજસંગમાં આ બે ને સમજાવવાની કોશિશ કરેલ એ સ્વામી વાત કરેલ કદાચ વચનામતની કેસેટમાં કે આવતું હોય હા હરિભાઈ સાંભળીશ એટલે વલ્લભભાઈ માયનું નહીં રાજરાણી નો માની તો ધર્મ ભાઈ માનુ નહીં એટલે સ્વામીએ બાલકુન દાદી સ્વામી નરસિંહભાઈ ને સમજે કે નરસિંહભાઈ સ્વામી તમારા વચ્ચે તમે કહો તો નરસિંહભાઈ અને વલ્લભભાઈ ના જોડા માથે ઉપાડીને ફરું હું ન ઘેર રાખું સ્વામી અને આ બધાને છે કે બંદુક રાખું છું પણ હું તો સ્વ માટે રાખું છું હવે એ ઘા કરી દીએ તો શું મરી જવું એટલે પછી મારે તો રાખવી જ પડે સ્વામી પણ તમે કહેતા હો તો હું મૂકી દઉં મારે કાંઈ નથી પણ હવે એ બંદુકલી ફરતો હોય તો મારે શું કરવું એટલે હું રાખું અને આજ તમે બોલો અને હું ન નીચું મૂકું હું ન છોડું સ્વામી એવો હોય આંખમાં આંસુ આવી ગયા સ્વામી હું શું કરું એટલે કહેવાય નરસિંહ એવું છે વલ્લભભાઈ તો કઈ માયના નહીં આ તો શું કરવું કઈ બીજું તો શું સ્વ બચાવ માટે તો રાખવું જ પડે ને સ્વામી આવું બોલે રાખવું જ પડે શું કરો તમે શું કરો પણ અમે તમારા ઉપર રાજી છે આનો અર્થ શું થયો વલ્લભની ચીઠી ફાટી ગઈ આનો અર્થ શું થયો સ્વામી તો બીજે દિવસે જતા રહ્યા થોડા થોડા દિવસો જતા ગયા એમાં વલ્લભભાઈ કઈક નક્કી કરી નાખ્યું કે હવે નરસિંહ ઉડાડી જ દિવસ આનાય માણસો તો એને ગામમાં એમણે કીધું વલ્લભભાઈ પાકુ કરી નાખ્યું છો એટલે નરસિંહ સુતા બપોરનો જ વખત સિંહ ના ચિત્તો જેમ કૂદે ને એમ આખી દિવાલ એ વખત માણસો એવા લોઠાના આખા મકાનો ઠેકી જતા હોય એવા હતા મજબૂતો જે મારી દિવાલ આખી સિંહ ની જેમ ઠેકી ઓયલો હજી વિચારે ન વિચારે છાતી ઉપર ચોરી દઈ દીધું એમ તો સુર બે ગોઠણ મૂકી લે વલ્લભો છો ને લઈ લે સ્વામિનારાયણ નામ લેવા દીધું કઉ ને વાત વાત એટલે એવી એમ લઈ લેનામભારી લેરાયણ ભાઈ હતું જ નહીં એનું હથિયાર તો હાથમાં હતું જ નહીં એને મજબૂતી મરણિયો થઈને એવો એ ચસકવા દેતો હશે બે ગોઠણ જે આમ દબાવી દીધો વલ્લભભાઈ નીકળી શકે એવી તાકાત પછી હતી નહી લઈ લે ભગવાનનું નામ સ્વામીનાથર જ ગોળો દબાવીને ફૂંકી દીધા અને એટલા જ વેગથી દિવાલ કૂદી અને બાજુમાં લગભગ બે ગામ છે તો ત્યાં પોલીસ હતા એનું થાણ છે ત્યાં જઈને બેસી ગયા એની યારે ચાપાણી કર્યા નાસ્તા કરાવ્યા અને પોલીસો અરે બેઠા પોલીસોને કઈ ખબર નહીં આવ શું કરીને આવ્યો છે હવે ફૂંકી માર્યા ભાવનગર માંથી પછી તપાસ નીકળી ત્યારે નરસિંહભાઈ ને બોલાવવામાં આવ્યા કેસ છે કે દાખલ ત્યારે ભાઈ ભાઈ તમે એને મૂકવાની મારી મને કયો છો પણ હું તો એ વખતે બે પોલીસ થાને બેઠો હતો અને એવી પાકાઈ કરી પૂછો પોલીસ થાણા હું એને બેઠો હતો મેં ચા પાણી નાસ્તા ગાંઠિયા ખવડાવ્યા એટલે પોલીસો કે ગામ જે તો અમારી પાસે ત્યાં બેઠા હતા નિર્દોષ છૂટી ગયા પણ થયું શું હવે મજાની વાત છે સાંભળવાની વાત તો એ છે ધર્મનો ભાઈ માનેલો ને એટલે એ બે રાજ રાણીએ એને કોઈએ કીધું કે આને કાવતરું કરીને પછી ત્યાં પોલીસ થાણે પહોંચેલા છે બાકી માર્યા તો એને જ છે એમ મારા ધર્મના માનેલા ભાઈને એણે નરસિંહ માર્યો એટલે મહારાજાને કહીને આખો કેસ રીઓપન કરાવ્યો ફરીથી કેસ ચલાવો અને એમાં સાબિત થયા દબાણ ને એને નિયત સમયે એને ફાંસી ને માછડે લઈ જવામાં આવ્યા નરસિંહ પાટિયા ઉપર ઉભા રાખ્યા જલ્લાદે એલું કાળું ડગલું પહેરાવે ત્યાં એને શરૂ કરી દીધું સૌ સાર ભાઈ આ વંદુના મહિમા જુઓ તમે એ કળી પૂરી થઈ ત્યાં જલ્લા કે ગાળીઓ લઈને નરસિંહભાઈ ગળામાં નાખ્યો અને કળી ઉપડી જેને ભજતા છૂટે બોલાયું સરળ કરતો ગાળીઓ છૂટી ગયો દોડું નબળી ગયું બધા ન્યાયદેવ જલ્લાદ બરા જોઈ રહ્યા આ ગઠોડું છૂટી ગયું ગાંઠ છૂટે એમ જેને ભજતા છૂટે ફૂની તાકાત જો ભગત ની ભાવ જો ફાંસી નો છૂટી ગયો જલ્લાદ ઉભો થઈ ગયો એને ખબર પડી ગઈ કે ભગત કંઈક બોલે છે એનો પ્રતાપ છે દોરડું છૂટે નહીં પણ જલ્લાદે પગ પકડી લીધા કે નરસિંહભાઈ સાંભળો આ રાણીના દબાણ ને લઈને તમને ફરીથી કેસ રીઓપન થઈને ફાંસીએ ચડાવ્યો છો અને તમારી જે ભક્તિ હોય તે આ ગાળીઓ છૂટી ગયો એ હકીકત છે હું સમજુ છું પણ જો હજી તમે એ જ બોલતા રહેશો ગાળીઓ છૂટતો જ રહેશે તો મહારાણી ને થશે જલ્લાદ ફૂટી ગયો છે જલ્લાદ ગાળિયો સરખો વાળતો નથી તો તમારે બદલે મને ચડાવી દેશે મારા ઉપર દયા કરો મેં ગુનો નથી કર્યો ખરેખર તમે ખુલ કર્યું જ છે છૂટી ગયા નિર્દોષ મહારાણીના દબાણને અવસ્થાને ફરીને કેસ રીપો રિઓપન થયો અને તમને ફાંસીની સજા થઈ છે એ તમારા ગુનાને લીધે થઈ છે પણ મહારાણીનો પાછળ દબાણ છે વિચાર કરો મારે વગર કારણે મારે ફાંસી ચડવાનું થશે એના કરતાં તમે સજા જે છે એના ગુનાને નિમિત્તે સજા સ્વીકારી અને જે બોલો છો બંધ કરો જલ્લાદને કેવું પીડ્યું તમે વંદુ બંધ કરો એમ તમે જે બોલો છો બંધ કરો અને ફાંસી સ્વીકારી લો નરસિંહભાઈ ને એમ થઈ ગયું ભાઈ હું આ બોલતો રહીશ ગાંઠિયો કેટલા ગમે તે વાર વાળ છે ને તો છૂટ જાય એ ભગત શ્રદ્ધા જુઓ અને આ વંદુ જુઓ તમે જેને વધતા છૂટે ફે આવું એપ્રોપ્રિયટ તમને દ્રષ્ટાંત કઈ મળે જેને વધતા છૂટે ફન અને ફંદ બોલે ગાળીઓ છૂટી જાય એટલે નરસિંહભાઈ ને થઈ ગયું વાત તો સાચી છે આ નિર્દોષ મરી જાય છે બોલવાનું બંધ કર્યું અને જલ્લાદને કીધું કે વાંધો નહીં હવે હું નહીં બોલું મેં સજા સ્વીકારી લીધી છે તું ફરીથી ગાળીઓ વાળી નાખ ફાંસીની સજાનું એવું છે ને કે જો એને કર્યો ને સમય હોય ને એ સમય જો છૂટી જાય તો પાછો કેસને છોડી દેવામાં આવે એ સજા થઈ ગયેલી ગણાય પણ હજી તો જે સમય તો આવ્યો જ નહોતો ને સમજાય છે ને આ ફાંસીની સજાની તો એવું છે ને એકવાર સજા થઈ ગઈ એ વખતે જો બચી જાય તો પછી ફરી ફાંસી ન થાય એ અપાઈ ગઈ સમજાય પણ હજી તો શરૂઆત હતી અને સમય તો ફાંસીનો બાકી છે જે નિયત સમજેલો હોય છ ને દસ તો છ ને દસે ફાંસી અપાય તો જે દસ મિનિટ જે આવવાની હોય એ તો આવી જ નથી ને અને નરસિંહભાઈ સ્વીકારી દીધું કે જલ્લાદને કીધું તું ચિંતા ના કરે હું નહીં બોલું અને તું ફરીથી ગાળીઓ વાળી નાખી અને જલ્લાદે ફરીથી ગાળીઓ વાળ્યો ટોપો પહેરાયો ગાળીઓ નાખ્યો અને ટોપો પહેરાયો એ વખતે એણે કીર્તન ઉપાડ્યું કહ્યું અંતકાળે આવી રે સંભાળી લેજો શા એ પદ એમણે બોલ્યા પદ બોલતા બોલતા જ નિયત સમયતે નરસિંહભાઈએ રાજી ખુશીથી ફાંસીની સજા સ્વીકારી લીધી આ ઘટના બની બોલો જેને ભજતા છૂટે ફન કરે ભવ એનો મહિમા એ ભગત ને કેટલો હશે કે છોડી નાખે ભાઈ હવે આ આ દેખાતી ફાંસી ના ગાળિયા છૂટી જાય તો અદ્રશ્ય કાળકર્મ ને માયાના ધંધા ના છૂટે આપણે જો હજી હજી તમને કઉ યુનિક છે ને પ્રસંગ બાણ મુકુંદાસજી સ્વામી કોઈને એમ કહી દે ચાદરા તને ઈચ્છા થાય ત્યારે ઓઢીમ સુઈ જાય છે તને શ્રીજી મહારાજ તેડી જાય આમાં શું કાળની ગતિ કરવું આવો પ્રસંગ બધ્યા હોય કોઈ આવો સાધું તમને જોગી મળે તો લૂગણું જ આપી દે ગોખરવાળાનો પ્રસંગ આપણે ઘણી વાર કહીએ ને પ્રેમજી પટેલ એને કીધું તારે બહુ સેવા કરી રાજી થઈ ગયા સ્વામી એ કેમજી લે માગી લે તો બાપ રાજી થઈ મારી આ લટકે છે આ જોડી લટકે છે ગુણાતીતાનંદ સ્વામી મુખ્ય શિષ્ય બાળ આ જોડીમાં કુબેર ધન સંપત્તિ અને રોકડું અક્ષરધામ બે છે તારે એમાંથી જે જોઈ માગી લે તો કે મા રાજી રહ્યો મારે આપના રાજી સિવાય કાંઈ જોઈતું નથી વિચાર કરો તમને કોઈ સાધુ કે માગી લે શું માગો કટણ છે અને એટલે સાવ ગરીબ માણસ હતો ખાવાના ફાંફા એટલી ગરીબ હતી એટલે સ્વામી રાજી થઈ ગયા કારણ કે સાધુ એને ત્યાં બહુ પથારી પાથરે પગ દબાવે ને સ્વામીની સેવા કરે ને મૂતડીના ખાળિયા ધોવે બધું સાફ કરે એવી બહુ નાની સેવા કરતા બાળ સ્વામી રોજ જોયા રાખ એક વર્ષોથી આવી છે ને આ સેવા કરે છે તે બિલ ખુલી ગયું એટલે સ્વામી પાસે કાંઈ માગ્યું ને સ્વામી કે જા પ્રેમજી અને ભાઈ એને પાવડે થી ભેળા કરેલા ચાંદીના સિક્કા થી ભેડા કરે એવી પટલાઈ મળેલ કેવાના બાળ તો એની પગચંપી કરે પથારી પાથરે બધા સેવા કરનારા સેવકો આવી પટલાય ભોગવી એટલે એ તો આપ્યો પણ સ્વામી એ જ વખતે રાજી થને બે આપ્યા તને ધન સંપત્તિ આપી કુબેર ની હવે આ ઘટના છે ને કોઈ ખબર નહીં પણ એક અર્જણ સુથાર હતા ને એ ખડકેથી બાર જાતા જાતા સ્વામી નો અવાજ સાંભળી ગયા પ્રેમજી માગી લે એટલે ઓલા ઉભા રહી ગયા ઈ આજ મામલો ક્યાંક બાપા મોજમાં આવ્યા છે એટલે અર્જન સુધાર સાંભળ્યું પણ અર્જન સુધાર બઉ સારા હરિભક્ત મહાપુરુષ ની આ વાત કોઈને કેવાય નઈ આમાં ખલેલ ન કરાય એટલે મનમાં રાખ્યું પણ રોજ જોયે રાખે પ્રેમજી છે પટેલ એમાં એક દિવસ એનો ચહેરો ઉદાસ જોયો એટલે તરત દોડીને એના ભગવાનભાઈ એના ભાઈ હતા ને પ્રેમજી પટેલ એની પાસે ગયા ભગવાનભાઈ તો કે હા કોણ હું અર્જુન સુથાર હા બાપા ભૈયા જા છે હવે તો કે એમ તમને શું ખબર પડે ત્યારે માંડીને વાત કરી ગયો આ ઘટના છે એનો હું સાક્ષી છું મેં દિલ ખોયલું નથી પણ બહુ ઉદાસ થયા છે આજે કઉ છું સંપત્તિ પણ બાલ આપી છે અને રોકડું અક્ષરધામ આપ્યું છે હવે ચાદર વઢી જશે ભેડું થવું મળવું હોય ને કાંઈ હોય તો પૂછી લેજે એટલે દોડતા ભગવાન ભાઈ આવેલા અને બેઠા બાપા પાસ ત્યાં બાપાએ કાઢેલી જ ચાદર હા કે શું છે ભાઈ તો કે બસ આવું છે હવે જાઉં છે બેઠા મેળા વાત કરી જાય સ્વામી નારાયણ કરીને ચાદર ઓઢી બાપુ ધામમાં કાળની ગતિઓ કેમ ઉલ્લંઘાઈ છે તમે જેને ભજતા છૂટે પણ કરે ભાવ પ્રસંગો બધા નાના છે પણ આમ તમે વિચારો ને તો નાયું તૂટી જાય ભાઈ હજી તમને એક વાત કહું તુરખા ગામમાં માવજી બાપા છે લાંબો પ્રસંગ સમય નથી ગયો ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ સાથે ને બહુ હેત માવજી માવજી દર બ્રહ્મસત્ર માં રાજકોટ આવે શાસ્ત્રી મહારાજ એવું ભાવ એવો હેત પુરાણી સ્વામી શાસ્ત્રીજી મહારાજ જોગી સ્વામી નો સમાગમ ને વાતો સાંભળી અને એવા બળિયા થઈ ગયેલા વાત મૂકી એના દીકરાને સાફ કરી લો કે પછી આગા કેસી જાવ બધા અને સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામીનારાયણ મહાભયંકર સાપુતાર પણ એની જે યુનિક વાત છે દેહ છૂટતો ન હોય એ પ્રચલિત થઈ ગયેલા બાપા પ્રસિદ્ધ બાપા કઈ બાબતમાં કોઈનો દેહ છૂટતો ન હોય મોકલવા હોય માવજી દાદાને બોલાય માવજી બાપા આવીને બે આ અંતકાળે આપણે બોલ્યા ને એના ચાર પદ છે મુક્તાનંદીના એ બાપા બેસે અને ચાર પદ બોલે ચોથું પદ પૂરું થાય હવે તમે શું એટલે સત્સંગ ને કઈ ગમલો હોય એ માવજી બાપાને પકડી આવે હવે બાપા તો શું કામ છે ઓલું અંતકાળિયું બોલો ને અંતકાળિયું બોલો એમ એટલે આ ભૈયા જાય અને બાપા આવે એ બેસે સામાન્ય જેવો છે ને કાળની ગતિ પર પગ મૂકે છે કોને પ્રતાપે રજાનંદ સ્વામી ને પ્રતાપે આપણે સમજવાનું છે વાલીઓ કઈ કઈ ને શું છે બીજું જન મંગલમાં આવે છે કાલ દોષ નિવાર કાય નો અર્થ શું છે કલી ને સાચો સત જુગયા આજે આવો કલિયુગ છે હવે બીજી વાત કરીએ છો કે કાળનો ફંદો કેમ જાય આ કલિયુગ દોષ લાગ્યા વગર રે આજે આપણે આવી રીતે જીવીએ છીએ જે કઈ એ કોને પ્રતાપે સ્વામી શ્રીજીના પ્રતાપે જીવાય નહીં તમે માનો છો કામ જીવાય અને આ વિદેશની અંદર એટલા છોકરા સુખી યુવાન એકલા રહેતા હોય ભણવા ગયા હોય કે નોકરી કરતા હોય તોય તમે જુઓ તો ક્યાંય બીજું બહારનું ખાવું પીવું એ નહીં ક્યાંય નજર બગડે નહીં એવી વિશુદ્ધ એવા કોઈ પરિવાર હોય તમે જુઓ દેવસેવાન ભજન અહીંયા ન થતા હોય એવા થતા હોય તમે વિદેશમાં કલ્પના કરી શકો થોડી આંટો મારી નીકળો ને તો એમ થાય કાંઈ બધું પડે જ નહીં કંઈ રહે જ માણસ બગડ્યા વગર રહ્યા નહીં અમારા મોટાભાગના મુંબઈ જાય તો બે મહિના બગડી જાય છે ત્યારે એ વિદેશમાં એમ રહેવું બધું છૂટું કારણ કે એ વાતને સમજમાં નથી કોઈ ભોગ નહીં માંસ નહીં દારૂ નહીં તો બધી કોઈ મેથી સાવ છૂટું છે માણસની આકૃતિઓ છે પણ વર્તન તો બધા ઢોરના છે જેમ પશુઓને કોઈ નિયમ નહીં એમ એને કોઈ નિયમ નહીં એવાની વચ્ચે રહીને બ્રાહ્મણિયા ધર્મો પાળવા અને તમને લાગે નહીં કારણે કોઈ કાળનો કલી કાળનો દોષ લાગ્યો છે એવા વિશુદ્ધ પાળતા હોય અરે ભાઈ એવા છે કે પરિણા પછી બ્રહ્મચર્ય કોને પ્રતાપે તમે વિચાર અને આજના કલયુગમાં હજી તમને સ્ત્રીઓથી દૂર રહેનારા દ્રવ્યોનો સ્પર્શ ન કરનારા આવા સાધુ આજે તમને મળેથી કોના પ્રતાપે મળે મળે ઘણા ને નથી સમજાવતું એ બધા કે સ્ત્રીઓથી દૂર રહે છે આમ રહે છે પણ હું એમ કઉાવતું અલગ મૂકી પણ તમે એક મહિનો રહી તમને ભલે નથી ગમતું તમને નારીનું અપમાન લાગે છે ભલાણું લાગે છે જે તમને લાગતું પણ એક મહિનો તમે વ્રત લ્યો પૈસા ને નહીં અને સ્ત્રીની સાથે બોલવું નહીં જોવું નહીં ક્યાંય ક્યાંય કોઈ જાતનું જે રીતે સાધુઓ પાડે છે અષ્ટ પ્રકારે દૂર ગયો મરી જવા જેવું થાય ત્યારે આ કલયુગમાં આજે તમને એવા સંતો મળતા હોય કોને પ્રતા આપે કલિકાલમાં સતયુગ સતયુગમાં ન પાવતા આવું કોણ છતાં રહેતા સતયુગ હતો તોય ઋષિમુન્ય પરણીત છે ને અને આમ દૂર રહેવું કેટલું કઠોળ છે ભાઈ પણ કોને કેવી મર્યાદા સાવ માખણમાં મવાળા કાઢે એમ રેવાય કોને પ્રતા એના સંકલ્પો વગર રહેવાય એ ભાઈ કોઈ ભેખ પહેરે જ નહીં કઠણ છે એવું પણ એમના પ્રતાપ થાય છે માટે કલી નો દોષ નો લાગવા દેવો યુવાન સુધરી ગયું એવું આપણે નથી માનતા બે શિક્ષાપતિના શ્લોક વાંચી લીધા અને બે વચન વાંચી લીધા એટલે યુવાન સુધરી આપણે તો બહારનું ખાવું પીવું વ્યસન માત્ર ફેલ ગુટકો કશું કઈ કોઈ વસ્તુ ન એવા શુદ્ધ હે આપણે નથી બાર લોકો એ કેવું પડે છે કે સન્માન કેમ કરવું ન ચા પીવે ન કોફી પીવે ન પલાળું પીવેમકા પીવે પીવે કાંઈ પીવે નહીં સોપારી નહીં કટકો નહીં કાંઈ નહીં તો તમને શું દેવું મૂળણ ઊભી કરી દે એવા શુદ્ધ વિશુદ્ધ ઠાકોરજીને ધરાવેલા જળ સિવાય કઈ પીવે નહી આવા ક્યાં મળે વિચાર કરો આ તો આપણને ખબર નથી હો બાકી આ હકીકતમાં સહજાને સાહેબ પ્રતાપથી પડે નહીં ત્યારે આ કલયુગમાં પડે જ નહીં આવા યુવાનો આપણે દેશ વિદેશમાં વસે છે નજર બગડે નહીં એવા જીવન બગડે નહીં અહીંયા છે અને આજે આપણને દેહ જેવા લાગે તમે જાવ માવા પાણી બેઠા હોય છતાંય એમને લાગે કે અમારો છોકરો છે ને અમારાથી હવાયો વર્તે છે કોના પ્રતાપ અને એવા એવા દેશકાળો આવતા પણ નામ પ્રભુનું લે ત્યાં બેઠા બેઠા સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરે એને કેમ જગ્યા થઈ જાય કેમ કામ થાય એ તો ભાઈ એના વર્તનો મને જો હવે એ ભાઈ મળશે ત્યારે હું કહીશ કાલે એમનો ફોન હશે સવારે સાડા ત્યારે હું નહોતો રિસીવ કરી શીખ્યો પછી આજે મેં બપોર પછી એને ફોન કર્યો ઓસ્ટ્રેલિયાનો જોતા મને ફોન લાગ્યો એટલે મેં એને પાછો ફોન કર્યો તો ઉપાડ્યો હતો બીજાએ ઉપાડ્યો પણ મેં કીધું તો કે ક્યાંથી બોલો મેં કીધું મેમનગર ગુરુકુળથી બોલું છું હા તો ઊભા રહ્યો મારા પપ્પાએ કર્યો છે ઉભા રહ્યો એટલે એના પપ્પાને ફોન આવ્યો એટલે કે સ્વામી મારે તમને ભક્ત ચિંતામણીનો જે પ્રતાપ થયો છે ને એ મારે તમને કેવો છે પણ એટલો બધો વૂલો છે મોટો છે અને એટલો બધો છે કે હું આમ પેલું થાય છે એટલે હવે હું છે ને ત્યાં આવીશ થોડા દિવસોમાં અને હું તમને રૂબરૂ મળીશ पी कही बोलो क्या देश विदेश क्या सहजानंद स्वामी प्रताप छाती गजगज क्या कही देव शू कही देव शू बोलव आ कलियुग मलिकाल नजर है भाई के, वा, के वा कोने प्रताप थी चे? जेने भजता छूटे फरे भाव બહુ પારને રહેલા એનાય પ્રસંગ છે પણ એ આજે બહુ મોડું થઈ ગયું ઘરની જેમ બેઠા બેઠા વાતો કરી છે પણ મજાની સમજવા જેવી કે કાળની ગતિ કાપી નાખે આપણે તો એટલું જ સમજવાનું છે ભાઈ હું તો જો મને અત્યારે જે ફીલ થાય છે કહું છું એટલે હું તમને સારું દિલથી કહું છું આપણે એટલું જ વિચારવાનું છે કે આપણને મળ્યા છે એ કહેવા છે બસ એટલું જ સમજવાનું છે બસ આટલું કહી આજે વિરામ કરું છું સહજાનંદ સ્વામી